आप भूले आधा शरण आपने जय जय सचिदानंद जय सच्चिदानंद કઈ કામ ચૂંટણી પેજ નંબર એકસો અઢાર હસીમ જય જય કાર ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના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 દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દા દાદા ભગવાનના અસીમ જય જયકાર દા ભગવાનના હસીમ જય જયકાર દાદા ભગવાનના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જય કાર ભગવાનના હસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાનના હસીમ જય જય કારા ભગવાનના હસીમ જય જયકાર રા ભગવાનના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 પાછળ બે ત્યાં ક્યાં બે છે પાછળ થોડી વાતો થાય આપડે લાવ ત્રણજને અહીંયા પાછળ બે હાજર આવજો શું કસું છે તો હા એ તો એને બેસવું પડે આવેદાયો થયો તું જોડે થઈ જાય એની આપતા પુત્ર ની તો જગ્યા છે હજુ ઘણી છે એમની પાસે તો નિવેકાનંદજી આવવાના છે કેમ અહી વડોદરામાં છે અમદાવાદ થી અમદાવાદ થી તો આ ને સાહેબ ભૂપેન્દ્ર છે કેવું છે એમ ઠીક છે ને નોર્મલ થયું છે સા અરવિંદજી જય સચિદાન દિલીપ કહું કે દલિત કહું સચીદાન જય દલિત તો મેં પેલા હર્ષદનો આરંદ રાખ્યો છે ના એને દલિતભાઈ દુલીપ રાખે દુલીપ બતા સાહેબ વધારો દુલીપાઈ ખરા જાય જાય આવું મરે પણ બહુ કેટલું ભાની બેન માનુબેન નથી આયા જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદા જય સચિદાનંદ શું વાત કરીશું કહો આશિષ હે આશિષ ના આશયમાં આશિષ સારું છે શું ખોટું છે આશિષ પ્રમાણે આશય રાખ્યો એટલે કઈ આપણને ગમે એટલે આશય વિશ્યુ સરસ નામ છે હા મને બોલતા નતું આવડતું અને સુધારી હતી તમે કેમ છે અહીંયા આવતો નજીક પપ્પા જોડે બેસી જા એટલે તો અહીંયા બેસાડવાનો અહીં પેલો બેસ નજીકમાં શાહ સાહેબ આવશે બેસે શાહ સાહેબ આવવાના છે ભાઈ નક્કી નથી આ તો ચાર તારીખે આવાના ડબલ ના થાય પાછું આપણે આ શું આ પ્રસંગ છે તે ચાર તારીખે અહીંયા રાખ્યો છે અહીંયા કોન્ફરન્સ જેવું સીધી આપણા સેન્ટરનું આખા જગ્યાએ કેલમપુર પસંદ કરી સુરતની જગ્યાએ કે બધા ડોક્ટરો બધા આવવાના છે એટલે કે ડોકટરો માટે છે સ્પેશિયલ તો છે અને ડોક્ટરોને આપતો પુત્રો એ બેનું છે ખાસ તો મળી લીધી કોઈ તે આપતા પુત્રોને બે જાય છે એ જેમ લીડ કરે એમ જેમ બધાએ ચાલવાનું તો બિહારી આનંદ કે છે ખરું કે સાહેબ જો કેવા લઘુ થઈ જાય સાહેબ વિચારણા ખોટી નથી પરંતુ આપણે જ્ઞાન પામ્યા પછી આ વિજ્ઞાન આપણી પાસે હોય દાદાને મળ્યા હોય દાદા ને અધરવી સાહેબ આગળ આવવાનું છે ના આ જગ્યા હજુ ખાલી રહી તમારે તો હજાર આગળ જસવું જોઈએ બસ બસો તો શું વાત કરતા હતા દ્રષ્ટિ પામ્યા પછી દાદા બન્યા છે તેમ દાદા હોય તો પણ તો પણ વિશ્વ ગુજરાતી બિંદુ You are learning, hmmm, hmmm. Can you pick up various? 16 to 20 percent. Oh good, good, good, not that. Working to change. Working to change. Then I can see again. Through you now, that's it. તારી મમ્મી કે છે કે બહુ છે તને હા કે છે વાર ચાલી છે સની વાર છે લઈએ લઈએ બેસો એટલે આજે આપણા આતિશભાઈ નો જન્મદિવસ છે આતિશજી આતિશજી અતિશભાઈ આતિશિન્સ થાવી નવની શું થાય Uh, uh, since how long do you know me? At least twenty uh, 20 years. 2001 you said? Before that also. Before? At least twenty years? At least. Do you say? So you are twenty-five? I'm twenty-ninth. No. Oh, twenty-ninth. <laughs> how do you allow years to pass by? એ આગળ આવો ને આગળ આ જગ્યાઓ રાખી છે ને સાહેબ બે જાઓ બે જાઓ ગુઠવી જાઓ ગુઠવી જાઓ એટલે બધા ખાવે એમ કઉ છું આ જગ્યા છે તમારા માટે એ તો બધી મહાત્માઓ બની લો માટે રાખીશ થોડી ચાલો So, since 20 years what you observed of is i have observed i observed, observed that living uh, because wish uh, you will would like to know ajje to apne a chhokra no janmadivas chhe te emne avu kai karu vashe so ંગ્લિશ છે હિન્દી ચાલો તો હિન્દી બોલો ચલો હિન્દી નહી વ્યૂ પોઈન્ટ લાઈફ જીને કાં એક રિયલ છે How you have observed us, you have observed us since then? Just to live life in the real. Now whatever way you want to say. To live life in the real. Uh, how, how, how, how you observe? Real us. viewpoint. Only real viewpoint. No, when, the other, I'll tell you um, the truth, whenever I am in, uh, in a problem, that time i remember uh, what you've taught us but uh, during the happy days that's when it's difficult to remember um, those few points and that is why i want i want us for shakti from you to remember everything during the happy times and the bad times and the giver of shakti you are the ultimate giver of shakti baba huh you are the ultimate giver of shakti ketli ultimate <laughs> you feel so yes sir hey hey what the, what apna so kya hai na eh alpesh what alpesh is huh you are 28 then 23 you are 28 he said loudly 23 sir 20 only 23 or oh, 23 you are past 20 Ha ha ha. What did you say? He is right Dalai because eh? you can give a shakti. Ha eh? ha ha? Shakti, you can is give a shakti. It's just for the sake of saying. No, no. For the experience. Experience. Ha. Huh? What did you say? How much in our relative dealing whatever you might have observed You have seen us, those relative healings are real. Tell me please. How many? In all our relative healings, that you might have observed, or that may be in your view, uh. are pursued by you, or observed by you, or sent by you as real. I guess you can say maybe 5% huh? 5% of 5% percent. and you not so not more than 5% is definitely 5 below that 5% percent. what do say uh huh so are you united all three <laughs> always always dear ni to na dear ni aap bolvano સર સમજી યો ઇંગલિશ બોય ઇઝ ઇંગ્લિશ સર ગુજરાતી ઓનલી મમ્મી એઝ નોટ લર્ન ઇંગ્લિશ નો ઇંગ્લિશો હેઝ ઇંગ્લિશ જો અમે તમારી સાથે કે તમે જેટલું તમારા સમજમાં આવ્યું જોવામાં આવ્યું તમે માનતા હશો તમારે જયારે જેટલા વ્યવહારમાં આવીશું કેટલા વર્ષથી છીએ બરોબર આ ચુ કે છે તમને જેવું યાદ આવે એવું મૂકેથી બોલ ને સિન્સ મેન અલીએ સિયર કેવું કયું યાદ આવે છે 90, May a, 90, 90, નાઇન્ટી મે નાઇન્ટી નેવની સેમ થિંગ ઓલમોસ્ટ ઓલમોસ્ટ ઓલમોસ્ટ ઓલમોસ્ટ તો હું શું કહ છું કે ત્યારથી અમે તમને અમને જે જોયા હશે તમારા જે અનુભવમાં આવ્યા હોય તે જોવામાં આવ્યા હોય તે તમને કેવું લાગ્યું હશે કે અમારા બધા વ્યવહારના તમારી સાથે હોવાપણામાં કે તમે જે રીતે વ્યવહારમાં અમને જોયા હોય તમારા હું તો બધી જ રીતે આ પાંચ ઇન્દ્રિયો છે બધા વિષયો હશે પાંચ ઇન્દ્રિયોમાં કાનની વિષય બહુ મજાની છે સારામાં સારી વિધિ છે એવું કમલેશાનંદજી કે છે શું કશા સરમસારી ઇન્દિરા ગાંધી છે ને હે એટલે એ કામ કરે ને પછી એમાં તમને શું લાગે છે કે કોઈ પણ વ્યવહાર હોય અમારો એમાં અમે એ વ્યવહારમાં નિશ્ચય સ્વરૂપ હોઈએ એવું કઈક કેટલામાં લાગે એવું તમને આ લોકો પાંચ જેટલું કયું મને તો પૂરું લાગે છે દાદા પૂરું વ્યવહાર નિશ્ચયમાં લાગે છે બરો વ્યવહાર na buru buruni please e logo sade samachyo believe you reply now me ta sa bahut puchay ha abhi udhayta to satke to alako mane vadse nahi na ha and then very in your behavior also you are i feel 100% in mischief Hundred percent. That is dilip. That's dilip. Yes. How, how can you say that? I can say it because I can feel it and I am experiencing it in that for me, Dadaji, I don't need to be in your presence to feel your presence. Of course. Even if I am in Madurai or where I am in Vapi, I can feel your presence wherever I am. Yes, Dada. No, no, no, no. We, want, we don't want to have clappings Don't no clapping myself Just listen It is not to uplift anybody Clapping, no, no Understand Understand Understand what Gujarati is going to say Samjo Samjo If you follow You follow You like this huh good to be here <laughs> speak loudly huh We will rather since when you came in touch with us to last know us years. to know us last two years two years how you knew me in this two years journey what is your experience i can only speak for myself i uh, feel very peaceful when i'm around you That's you feel very peaceful you will get yes okay what must be the reason you tell us of that she is killing peaceful it is uh, the aura around you where like tumhe you are just flowing you, nothing can obstruct the way that time is flowing nothing can hold you back you are also flowing with the time with time or you, with everybody with everybody <coughs> the surroundings so everybody is flowing with time you have to you, nothing can stop you <laughs> But everybody, sometimes something can stop them, they get stuck. But you are always flowing. Is, is it true? No, no, no. How do no, we want to know? Do no. you understand the dharvesty? Huh? Do you understand? How do you understand the language? Do you understand the language in America? Yes. Do you no. understand no, no. the no, language? No. થર્ડ ઇયર થર્ડ ઇયર કયું શું ભણે છે બીબીએ નું ભણે છે બીબીએનું છેલ્લું વર્ષ ત્રીજું વર્ષ અને આપેલો ઓસ્ટ્રેલિયા વાળો એનું સાડા વર્ષ પૂરા થયા એ શું કર્યું એને એને એકાઉન્ટનું એકાઉન્ટ કર્યું અને બીબીએ બીજું વર્ષ હું પૂરું થશે હાલુ ચાલો આ વખતે એને કેજે ફોન ઉપર કે હું જવું તમે મને ચોક્કસ નથી લલિતાબેન નથી ના અમારા માસીન દીકરા જોડે બહુ રસીકાય બહુ સરસ ગુદુભાઈ ક્યાં ગયા હ અચ્છા અચ્છા નહીં તો બરા મર ભરતાનંદજી શિષ્ય હૈ અચ્છે હૈત બડે અચ્છે હૈ પપ્પાજી નહી પપ્પાજી હા બહુ સીખા નહી મેનંદજી આપ કબે હે જાનતે મા આપતો પુત્ર અબતું માઇક કોઈ નહીં લે સકતા સેવનટી નાઇનથી જાણ સેવનટી સેવન્ટી નાઇન બોલ સચ્ચી બોલતા હો અંદર ચાલતા હૈ અંદર ચાલતા હૈ બોલ ને આ કે ના અંદર ચાલતા અંદર ચાલતા હે હમ અંદર બાત કરે તે બહાર બા आपका भाई अत्य करता साहेब एक बीजा कर अलग अलग व्यवहारों में जो अपनी पास नजर है दृष्टि दृष्टि नजर कहू चु हाँ નજર કઉ છું ત્યારે તો બધા આજ્ઞા આજ્ઞાધર્મ સંધ્યા છે આ બધી બેનો છે બે જ પોતાના લીધે રહેવું પડે છે ભાઈઓ છે બધા આવું નહીં શરીર કોઈ કોઈને ઓબલાઈજ નથી કર્યું બધું છે પેરેન્ટ એવું ઓબલાઈજ મા બાપ ઓબ્લાઇઝ કર્યા છે ઓબલાઈનની અંદર શું એ રૂ છે એક જાતનું પણ એ સિવાય શરીર સાથે આપણે રહીએ છીએ ત્યારે મા બાપના દીકરા થઈએ છીએ છતાં પણ શરીરથી આપણે શરીર સાથે શરીરથી શરીરના સંબંધે કરીએ છીએ તે અને મા બાપ જોડે મા બાપના સંબંધથી છીએ એટલે એમાં ફેર ખરો મહેતા સાહેબ હા અદવાડી સાહેબ ચૂક્યા ચા ચૂકવો ને હા મોટેથી બોલતો ને જરા એટલે શરીર સાથે જે રહીએ છીએ અને મા બાપના સંબંધમાં સબંધ નથી છે હા એટલા માટે દાદા એ એકડો આપ્યો એકડા વગરના મીંડા ખોટા એકડા વગરના બધા મીંડા ખોટા પરંતુ આપણે એકડો બાજુ રહીને બીંડા જોવા જઈએ હજુ વ્યવહારની વાત કાઢી તમને સમજાય તમને થોડું નાની કિંમત બોલો ને આ મહેશ આ મહેશ બધો એક નંબર નો નંબર નો બોલો ને એક નંબર નો મહે ક્યારેય બે નંબર નો થાય જ નહીં ને ક્યારે બે નંબર નો ના ભાઈ ના બે નંબર ના છે કોઈ ના તો બે નંબર રાખ્યો હશે ને તમે હા બધા એક ત્રણ ચાર પાંચ મીડા વગરના મીણા વગરના તમે કેવા મહેશ આમ શું કરું કીધું બે ત્રણ ચાર કહ્યું કે મીંડા વગર આ ના હોય તો બધા મીંડા છે ના બધા નહી તમે તમારે કેટલા મીંડા છે તમે એકલા ખરા તો મીંડા કેટલા તમને મીંડા એ કે ના હોય મહેશ મીંડું ખરું ને એક ના મહેશ એકડો ખરો પણ મીડા મીડા કેટલા મીડાયા છે આગળ મીડા મહેશ નહીં એ રીતે એને મીડા ઉમેર્યા કે ભાઈ કેટલી વખત બન્યું હશે મહેશ તે હું થઈ જાય પેલા થઈ ગયેલું હવે હવે ના થાય હવે ના થાય પણ આવે જાય સમજણ પડી ગઈ સમજણ પડી ગઈ અરે ગઢ બેઠી પેલા પીવા ભાભી તમારે ના કહેવાય તને એને શું કહું એમને થાય પૂર્ણિમા પૂની માલ હવે તો તમારી કહેવાય ને ગુરુજી થયા એટલે તને શું લાગે છે એને બોલો આપણે દિલ્હી બોલવાનું જલ્દી બોલ ને બઉ બરાડા પાડું છું બોલ બોલ જો નહી કરમસર ની સુધી આવું કરું છું દાદાજી કશું બોલવાનું કઈ કરતા કઈ બોલવાનું મને કરમસર ની છું ભાદરડ ની ભાદરડ ની લે છે આપડો બોટો ના નોકરી ચાલુ છે ખરો મજારો થઈ જાય ડિગ્રી બી એક્ઝામ ચાલુ છે બીબીની બીબીની બીકોમ ની બી કોમ ફાઈનલ ફાઈનલ ફાઈનલ બહુ સારું બહુ પ્રગતિ કરી આ જયેશના છોકરાએ સરસ પ્રગતિ કરી હા અને જયેશ પણ એવું હશે જબરદસ્ત બહુ પાવરફુલ આ સિદ્ધાંતમાં તેને આ મહાત્માઓ જાણતા હશે તમે ના જાણો બહુ જ પાવરફુલ સિદ્ધાંત સિદ્ધાંતમાં બચક આપે નહી કોઈને કોઈને બચક ના આપે એટલે આપણે કહેવાનું શું કે લડતા હે લડવામાં કોઈને મચક ના આપીએ એવું હું સિદ્ધાંત જોડે રહેતો હતો અંદરથી શું કહ્યું એમાં શરીર નથી હોતું કઈ અને શરીર હોય છે પણ ખરું શરીર હોય તારે તો એવી મચક ના એવું રહી શકીએ આપણે સિદ્ધાંત જોડે ને તો રહેવાય જ નહીં તમારાથી તું સમજે છે આથી ગુજરાતી વિષુ સિદ્ધાંત મીન્સ our principle of life and living. Central principle, core. You follow? Core principle. Right? What is your core principle of life and living? Tell me. Happiness. So, in Hindi, you can say it. You can say it in English. Khooshy. Khooshy. Khooshy hai. ખુશી સમજા તેરી ખુશી ક્યાં હૈ તું ખુશી તો ખુશી તો તું ખુશી સાફ ખુશી તો ખુશી સાફ ખુશી તો ખુશી સાબ ખુશી તો મે ખુશી હા તો અચ્છી બાત હૈ રસી ભાઈ આજે આતિશ નો જન્મ છે આતિશ નો અને આપણો આ આશય છે ને એમનો આજે અહીંયા એમના માટે આયા છે નિમિત્તે એમનો ભાવ થયો નહીં અને આ આજે જન્મદિવસ છે આપણે યોગ્યનો યોગ્ય ભેગા થઇ જઈએ દિસ ઇઝ ધી ટાઈમ દેટ વી કેન મીટ અમે એના એમાં નહીં જઈ શકેલા આનંદ એટલે ભાવ થઇ ગયો આજે કહ્યું કે એ ભાવથી આ સત્સંગ ગોઠવ્યો એટલે એમને નિમિષ આનંદીને વિનંતી કરીએ હશે એમને બધા તો નિમિષ આનંદ કરે કાચી મારાજ નથી થોડું આના આના કરી પછી ડિમાન્ડ ગોઠવી દેશે થોડું કરવું પણ એમને પેશો કેટલું હોય પરેશાન નથી તો કોઈ બોલતે નહી લંબે આજ મેં આ જાઉં જગા છે અચ્છા બોરવ કરના પડેગી નહીં નહીં બોરવ નહીં ચાલો બોલો બોલો ક્યાં બોલો સતંગ હોય વ્યવહાર નિશ્ચય કા બોલો જલ્દી મેં આપણે જાનત હો કરેક્ટ નહી મેં મે આપના જાનતા હું તો આપતા હું કોમનેશ આનંદજી કામેશનજી કોઈ બતાવ દિલ દિલ બતાવ મુકુલ કો મુકુલ કહા ગયા મુકુલ કો કૈસે જાનતું હો કબસે જાનત હો બોલ તાઇનટીન નાઇન્ટી ફોર જોર કે બોલો ભાઈ ફોર થી પક્કાલ જાનત હો આજ ભી જાનત હોય દોન ફરક હૈ કે ગલે દૂસરા કોણ નાઇન્ટી ફોર આજ જાન ગાલા કોણ સામે કા કે મુકુલ કા દોન તો દુ ફર ફરક હૈ ફરક किन्ना है उन्होंने तो अमीर में पांच परसेंट बताया वो सबको पांच से पांच परसेंट वो नहीं बता सकता परसेंटेज नहीं बता सकता नहीं बता नहीं चाहिए लेकिन, लेकिन है कि लेकिन आज मालूम पड़ता है डिफरेंस दिखता है बिल्कुल भी दिखाई चलता है बहुत भी है मगर परसेंटेज नहीं बोल सकता नहीं वो तो ठीक है वो तो वैसे कोई दिखना जरूरी है तो जो डिफरेंस है वो किसके कारण है ज्ञान के कारण मुकुल के कारण मुकुल के कारण नहीं ज्ञान के कारण ज्ञान के कारण डिफरेंस है ज्ञान के कारण ज्ञान तो प्रकाश है नहीं ज्ञान के कारण मतलब डिफरेंस आया दृष्टि में नहीं डिफरेंस आया नहीं जो डिफरेंस लगता था आज तो दृष्टि में आता है तो उसका जो आज आज तो बिल्कुल डिफरेंस है कि नहीं आज क्या है हकीकत डिफरेंस है प्रकृति में भी है और पुरस्कार में भी है आज प्रकृति में, आज, में आज, आज आज आज की बात करता हूँ अच्छा आज कुली के बारे में बताओ आप नहीं, नहीं आप ही बताओ आप जब से जानते हो तब से डिफरेंस है, है। बार आप अन्दर आपस आपस में आप तो पुत्रों में सब में डिफरेंस है कौन सा डिफरेंस उसकी प्रगति में दृष्टि में उसकी उसकी जो प्रगति है उसमें डिफरेंस लगता है कि उसमें प्रगति हुई है ऐसा ये पहले था उससे आज आगे बढ़े हैं वो डिफरेंस मैं जो पूछ रहा हूँ उसका मतलब समझे आप मैं जो समझा वो उत्तर दिया आपको ये <laughs> <laughs> हम आज सत्संग आपने बातों करिए क्या है? साना करिए સિદ્ધાંત ઉપર કે અસિદ્ધાંત ઉપર સિદ્ધાંત ઉપર સિદ્ધાંત કોને કહેવાય સનાતન હોય ફરે નહીં ફરે એટલે એવું એટલે બદલાય નહીં એમ એટલે વ્યવહાર ફરતો કહેવાય કે ના ફરતો કહેવાય વ્યવહાર તો ફરતો જ છે ને દાદા પણ દ્રષ્ટિ ના ફરવી જોઈએ નિશ્ચય ફરતો નહી નિશ્ચય ફરે નહી નિશ્ચય કેવી રીતે અને કેવી રીતે ફરે નહીં તમે પૂછ તમે કહો મને વ્યવહાર ફર્યા કરે વ્યવહાર તો નિકાલ ની છે જેવું લઈને આવ્યા હોય ના એટલે હું જે સમજુ છું એ કઉ્યાલ આવે ને પછી એક વાક્ય બોલું તો બીજી ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે સાથે રાખી શકે નિશ્ચય વ્યવહાર સાથે રાખી શકે જ્ઞાન પછી બંને કોણ રિલેટેડ છે આપ બોલો મધુરી સાહેબ દાદા નિશ્ચય હોય તો વ્યવહાર સાથે બરોબર કે નહી પરંતુ વ્યવહારના નિશ્ચય બે સાથે સિદ્ધાંતિક સ્વરૂપે હોય કે ના હોય દાદા બધાને હોય કે બધાને ના હોય બધાને હોય જ પણ દ્રષ્ટિ હોય તો જ હોય વા્યો જવાબ આવ્યો એટલે કેવા શું બાબો છો હું હું જગ્યાએ આપણને પ્રાપ્ત થયેલો આ વ્યવહાર નિશ્ચયની જ વાત કરો એટલે કે જેમના માટે વ્યવહાર નિશ્ચય સ્વરૂપ છે એમના માટે આ નથી એમને કહેવાય એમના માટે નથી પણ જેમના માટે નિશ્ચય પ્રાપ્ત છે જેમને એમના માટે વ્યવહાર છે એ જ વ્યવહાર વ્યવહાર બની જાય છે અને ત્યારે જે વ્યવહાર કહેવાય છે અને નહીં તો બધો કહેવાતો વ્યવહાર એ કેવો એ નિશ્ચય થઇ જાય છે સિદ્ધાંત સ્વરૂપ નહીં હા સિદ્ધાંત સ્વરૂપ ના ફરતું બધું એ ફરતો બરાબર હાજી અને નિશ્ચય સાથેનો વ્યવહાર ફરતો ના હોય કોઈ દિવસ ના હોય હાજી એક નંબરની ફાઇલથી મારીને કોઈ પણ દરેકની જેના જે એક નંબરની ફાઇલ સાથે જે સંબંધો હશે જેવા હશે તેવા અને એના અનુભવ આવતા રહેશે બધા એમાં પણ ક્યાંય પણ જો એક નંબરની ફાઇલ જોડે એને અભેદતા થઈ છે તો બાર ફાઇલની વિવિધતામાં એને જરા પણ વિવિધતા નહીં વિવિધતા નહીં અભેદતા જ લાગશે સિદ્ધાંતમાં નહીં રહે કોને સમજણ પડે આ દેખાય કોને આ દાદાજી આપણે પૂછ્યું બધા શું જોયા કરો છો બોલો ને આપો અમને મોટાભાઈ ના પૂછાય તમને નહીં કો તમને દાદા સેવન્ટી સેવન સેવનમાં સેવન્ટી સેવન दादा घना बधा प्रसंगों में अपना परिचय में आया बहु क्लॉज परिचय में नहीं आया घना बद प्रसंग में तो एक बैंक ऑब्जर्व करेलू के बदा व्यवहार में ते हो खरा तो बहु सामान्य भावे रोजो अरेमान्यवे रोजो मट पिश्चय साची एक सको एकदम परफेक्ट निश्चय में परफेक्ट रही सको कारण के शुरुआत સેવન્ટી સેવન કે સેવન્ટી હતી મહેસાણા ગયા ગાડી પેલી વેન એ પછી અંદર લઈ ગયા તા લાંબા લાંબા થઈ હતી જુદું નહીં તો બહુ જુદું મને પેલા ડોક્ટર એ હતા अमेर कोई नव नीधेलू बीजू कई खबर आ निश्चय शू कहारू व्यवहार शू कबर ना एटूजता है खूब आनंद रहे पे जात्रा में ते साथ मेहसा पादा ते रूम आराम करता था आप बहार गया था त्या लारी पर उकारो पीवा व તમે મને પૂછ્યું હતું કે આ તમે ભણો છો હું એ ખાતે કોલેજમાં એન્જિનિયરિંગમાં ભણતો છેલ્લા વર્ષમાં આપણે મને પહેલી બે આજ્ઞા માટે પૂછ્યું મને કઈ ખબર જ નથી એટલે મેં આપણે એટલું જ કહ્યું મને એટલું જ જાઉં કે હું શુદ્ધ આત્મા છું ત્યાં તમે એટલું કહ્યું શુદ્ધાત્મા ખરો પણ આ બધો વ્યવહાર ખરો કે નહી व्यवर संभाल तेरे ध्यान राखजो के पीछे एक वक्त पे बात करेली के आ बो व्यवहार अपने सामान भाव रही ना निकल्वा आप निकल बो व्यवहार सां तो मैं कि आप सुद्धार्थ ज्ते रहते त्या ऑब्जर्व करेलो आपने जो व्यवहार भेगो थे ते ब व्यवहार में सामान्य भावे रही निश्चय न थड़िय पकड़ राखो दृष्टि जो प्राप्त थी तो आव दृष्टि वगर तो कद नकाम व्यवहार जीवन है तो बदा जीवन में जमने दृष्टि बदाय व्यवहार दृष्टि एजपे बनी जाए અને એમાં હું પણ વળતા જીવાતું એ હું પણ આખું વ્યવહાર જોડે ભરી ગયેલું હોય એટલે એમાં એ મારા પણ છૂટી શકાતું નથી એટલે આ ગમે તેવું જીવન હોય દ્રષ્ટિ એટલે ત્યાં પણ દ્રષ્ટિ તો છે જ અને દ્રષ્ટિ કઈ કામ કરે છે કે આંખોની દ્રષ્ટિ એ તો ઇન્દ્રિય દ્રષ્ટિ છે પરંતુ ત્યાં પણ એમની પાસે પ્રકાશ છે દ્રષ્ટિ નથી એવું ના કહી શકીએ પણ છે પ્રકાશ પણ એ જુદી વસ્તુ છે એટલા માટે કહ્યું દાદા ભગવાને બુદ્ધિને વખોડી નથી અને બુદ્ધિને પ્રકાશ સ્વરૂપે દાદા ભગવાને જે રીતે સમજાવ્યો અને આખા વેદાંત માર્ગમાં ઉપનિષદોમાં જૈન દર્શનમાં જે બુદ્ધિ અને બુદ્ધિ અને બુદ્ધિ સમજ છે જે રીતે મન વિશે પણ જેટલું પણ છે એ બધું જ એ મિશ્રિત ભાવે છે મિશ્રિત ભાવે મિશ્રિત ભાવ ખોટો નથી આજે નાના નાનો જેને આપણે કશું સમજણ ના હોય એવું કહીએ ગાડો પણ કહીએ એને પણ બુદ્ધિનો પ્રકાશ તો ખરો જ तो शरीर है शरीर न एक अविभाज्य अंग है प्रकाश ये प्रकाश कहवा शरीर प्रकाश ऐसी जीवन जवाब आगे एट दृष्टि त्या आग दृष्टि नो अभाव एवं नहीं ज्ञान कहू पर ज्ञान समझव पड़ से अगर दादा भगवान अपन ने समझा के अज्ञान ए ज्ञान प्रति पक्षी साज्ञान एट ज्ञान नहीं अज्ञान एट जो जीवन में जो प्रकाश जीवे आगर एनुवा पड़ू पोता नूं ज्ञाने करवा पड़ू मन्यता ए ज्ञान है ये ज्ञान है बौद्धिक ज्ञान, ज्ञान आ रीते अलौकिक ज्ञान आ रीते बौद्धिक ज्ञान खोटू नहीं लौकिक कहवा लौकिक शब्द न मूकी सको परंतु एना स्तर जेवा बौद्धिक विचारों विचारसरणी हो प्रमाण हो बढ़ समझाई દાદા ભગવાને તમે ખણ ઘણો ઘણો પ્રકાશ પાડ્યો છે આપણે એટલા બધા શાંતિમાં છીએ બાકી કોઈને નવરાશ મળે એવી નથી જરા પણ જો ધારો તો પોતાનું તો નીકળે તો તો ઘણું સારું અનુભવ દરેકના એટલે આજના વાતની વાત કરી અનુભવ અને વાત કેટલી હોય જેને જેમ અનુભવ હોય તે કરવાથી નથી થતી વાત અનુભવ તો નીકળે છે દાદાને મળ્યા આપણે બધા મળ્યા આવીશું દરેક મળ્યા હશે દાદા એ વાતો કરી હશે હળવા અને બધાને હળવા પડે રાખ્યા દાદા એ સાહેબ રાખ્યા કે નહીં ગેલ જ કરાવી ગલીબ્ચી જ ને બોલો ને હલીબચી કરાઈ હતી શું આમ આમ કરો છો સાચું કોણ આવે ખાલી બોલવા ખાતે ખોટું દાદાજી ગરીબી કરી એતો ઊંઘ હતી એટલે કઈ ખબર હતી આવું છે સમજ્યા बहु आ व्यवहार व्यवहार द्रष्टि दृष्टि रिजिवइंट व्यूपोइ आज प्रमुख आज्ञा है परंतु प्रमुखप नही सके कोई आ का दादा भगवान के अंदर छिल सुधी आज प्रमाण रहना अमार जो व्यवहार है एट अमेरिका આ એમના બાત સ્વરૂપ હતા એટલે કનેક્શન સિમંદર સ્વામી અરિયંત પરમાત્મા એનું ચાર કેવું અનુસંધાન કેવું થયું હશે સાંભળો છો મીનાબેન ખોબરો છો કે નથી ખબરાતો સમજન પડે છે માથા એ આપણું શું બગાડ્યું આટલા શરીર ભેગું ભેગું છે તો એમાં માથું કેમ જ મંડે એવું છે પૂછીએ છોકરીને પેલા કોઈ વાત કરીએ વાંધો નથી ને બેસ વાંધો એને તો તું તમે એમ નહી આગળ નહીં જશે તો નીચે જ બેસે તમારે કોઈ હવાન ચાલુ નથી એને ખાલી બોલવાનું આપજો જરા મોટી બોલજો બોલો જરા ખાચું કો મોટું નથી બોલો આપડે કોઈ હમરાવું નથી તમે તમારો અનુભવ તમારો સ્વાદાજી માથું ક્યાં લડ્યું તમને શરીરનું શરીરનું છે શરીર થી છૂટું છે શરીરનું છે તબીબ ક્યાં વધુ આવ્યો તમને દિવસો શરીરથી જ ને દડાઈમાં એકબીજા પર ડળાથી એકબીજા જીતવા લડે કે હારવા માટે ના પછી બધું છે વેન યુ ફાઈટ યુ ફાઈટ ફોર વિનિંગ ઓર લુઝિંગ ફાઈટ ફોર વિનિંગ અને જેને જીતવું હોય તો એ શું કરે આજે એટલા તો ક્રુઆર નથી હોતા કે જેટલી જ માથું ઉડાડી મૂકે તો હોય છે તો બહુ જ રીતે ઉડાડી મૂકે નઈ તો બેસી રહી છે હા કે અમે નિમિષાને જ પૂછીએ શું કયું કહે બારથી તો એમને રહીએ પણ અંદર થી ઉડાવાનો લઈને અત્યારે દાદાજી નથી આવ્યું અત્યારે બીજું છે બીજી રીતે બીજી બહુ ચલવાનો છે કહ્યું છે ને શું ગાયું છે રેલી તલવાર તો મ્યુઝિયમ ગાયું છે એવું ના બોલાય ગાયક સર ગયું છો પાછા માથું વધેર્યા પછી ગીત ગાય શું કે છે માથું વધેર્યા પછી ગીત ગાય એજ ગીત ગયા કયું ગીત દાદા દાદાજી મને નહી સમજાયું એ મને સમજાયું નહી માથું વધે રહ્યા પછી ધડે ગીત ગાય ગીત ગીત એટલે એટલે દાદા ગીત વધે રહ્યા એટલે વધેર્યું એટલે પેલા શ્રીફર વધેરી નામ કરી શ્રીફા કરું સાથે કરીએ છીએ પાણી નહીં પવિત્ર પાણી છે આમ સાચીએ બધે ક્યાં મહેશભાઈ નથી ગમતું હે તો તમારો અનુભવ તો ખબર દાદાજી શું બોલું જે હોય બોલવાનું બોલવાથી બોલાય છે અનુભવ કઉ છુ શું અનુભવ છે કોટેથી બોલો દાદાજી કયો કયો તમારો કયો એટલે ચલો તમે અમને મળ્યા છો જોયા છો અમારી જોડે રહ્યા છો શું લાગ્યું તમને દાદાજી અદભુત જે હોય તો કો આટલા બધા બેઠા છે દાદાજી ખરેખર તમે શિવ સ્વરૂપ તરીકે રહ્યા છો બોલો ખબર દાદાજી મે તમને શિવ સ્વરૂપ તરીકે તમે રહ્યા છે એવું મેં જોયું છે તમે તે વ્યક્તિ તમારે સાંભળું થયા છે તો બી તમે પ્રેમથી જીતી રહ્યા છે તમામ સંગીત ક્રિયાઓથી તદ્દન અસંખ્ય વાક્ય બોલવા માટે નથી એ અનુભવ પ્રમાણનું વાક્ય છે અને બોલવા એટલે ખરાશ થઈ ગયો એનું બધું ધર્મ નીકળી ગયો એનો આખો અને એ શબ્દ દાદા શબ્દે શબ્દ લીધો તો માર્યા ગયા સમજો આપણે દાદાના શબ્દો લઈએ દાદાની વાણી વાણીએ કરીને રાખીએ ને તો એટલું સહેલું નથી શું વચનો છે દિવ્ય कि कानू मेरफा करा करीको राखी सके अमा एक शब्द गयो तो कल्याण थी गांव मत अंदर कहू आप वर्णन तो बद स्वाद स्वाद नहीं जवाब एट्ला दादा भगवान आज्ञा न महत्व आज्ञान आज्ञाए धर्म आज्ञा स्वप्न बहु बहुज खुश खूब खुँ, खूब खुँ, कहूं શું કહ્યું આગનાઇઝ ધર્મ અને આગ્નાઇઝ તપ સોદરબેનને આપો તેથી પસાર કરો સોદરબેન તપ ત્યાં સુધી એક કામ કરું તમને આરામ આપું એક પદ બોલે ત્યાં સુધી પદ બોલે ત્યાં સુધી લઈ શકું ચાલો ચાલો પેજ નંબર એકસો નેવ્યાસી जय सच्चिदानंद जगत कल्याण हो जय सचिदानंद जगत कल्याण हो पंच आज्ञा परमानंद परमार्थ प्रस्थान हो पंच आज्ञा परमानंद परमार्थ प्रस्थान हो जय सचिद आनंद जगत कल्याण हो जय सचिदनंद जगत कल्याण हो पंच आज्ञा परमानंद परमार्थ प्रस्थान हो पंच आज्ञा परमानंद परमार्थ प्रस्थान हो મૂળ દીગ માર્ગ ક્રમ દીપાર હોમ દીપાર હો મૂળ ધર્મ મંડાણ વૃત निज धारव मूल धर्म धारव जय सचिदानंद जगत कल्याण हो जय सचिदानंद जगत कल्याण हो पंच आज्ञा परमानंद परमार्थ प्रस्थान हो પાંચ આગ્ન પરમાનંદ પરમાર્થી પ્રસ્થાન હો સ્વયં જ્યોતિ ભગવાન દીપ સ્વયં જ્યોતિ ગ્રંથ દાદા ભગવાન દીપ દીવાથી દીવો પ્રગટ પરમ પ્રદીપ દીવાદીપ दिवो प्रगट परम प्रदीप जगत भर मग्नात पुत्र भव्य आत्म पुण्यवान् जगत भर मग्नात पुत्र भव्य आत्म पुण्यवान सहज प्राप्त सतपुरुष क्रम मोक्ष दान सहज प्राप्त सत्पुरुष क्रम मोक्षदान जेनो भाव पूछे नहीं लोक जगत बाय कदी जैन भाव पूछे नहीं लोक जगत बाय कदी जैनो भाव पूछे दादा भगवान बाय्रही जैनो भाव पूछे दादा भगवान बाय्रही પુણ્ય કાચ પડે જેનું ફૂટે બીજ આડ ફાટો પુણ્ય કાચ પડે જેનું ફૂટે બીજ આડ ફાટો पुरुष मरा छताय फरी जाय ध्रुव काटो सत्ष मरा छताय फरी जाय ध्रुव काटो दस लाख वर्ष माए ज्ञान ज्ञान नथिथया दस लाख वर्ष माई ज्ञान ज्ञान न थी थी स्मित पूर्वे अवा ज्ञान अकथ्याष्मे अवा ज्ञान अकथ्या दादा भगवान पुते अचर पामता दादा भगवान पुते अचर पामता दीत दीत आश्चर्य आद सम कार माँ गीत गीत आज आदुषम कार जय सचिदानंद जगत कल्याण हो जय सचिदानंद जगत कल्याण हो पंच आग्ना परमानंद परमाथि प्रस्थान हो पंच आग्ना परमानंद परमाथे प्रस्थान हो अचर्य तरण तारण हार अज्ञार आश्चर्य तारण अजियार मुआ तरण तरण अगियार मुआर्यता प्रत्यक्ष परमात्मा नि उपकार प्रत्यक्ष परमात्मा निस्पृ कार साधक महात्मा ने करव पढ़े नका साधक महात्मा ने करू पढ़े नका स्वयं से दलित मा मोक्ष सहाय स्वयं श्री दलित माँ मोक्ष सहाय क्रिया कर्म कसू नहीं सहज लक्ष्य जाप कर्म कसू नहीं सहज लक्ष जाप थाय हूँ सुमा छु अभय ज्ञान नित्य गाय हूँ शुद्धात्मा छु अभय ज्ञान नित्य गाय स्वयं घटमार नाम कफ ફરે વ્યવસ્થિત સ્વયં ગત માણ નામણ કફરી વ્યવસ્થિત જગત કલ્યાણ યોગ સર્વોદય સંગીત જગત કલ્યાણ યોગ સર્વોદય સંગીત સંયોગી પુરાવા માનવનીત છે નિમિત પુરાવા માં નવિત છે નિરા પછી ધળ તેજ ગાય ગીત માથુ વધેર્યા પછી ધર તેજ ગાય ગીત પ્રત્યેક કાર દિવ્ય સમકીત જ્ઞાન જ્ઞાન પ્રત્યેક કાર शिव श्याम की त्ञान जगत कल्याण भव्य जय दादा भगवान जगत कल्याण भव्य जय दादा भगवान जय सचिदानंद जगत कल्याण हो जय साचिदा आनंद जगत हो पंच आज्ञा परमानंद परमार्थी प्रस्थान हो पंच आज्ञा परमानंद परमार्थी प्रस्थान हो पंच आग्ना परमानंद परमार्थी प्रस्थान हो पंच आग्ना परमानंद परमार्थी प्रस्थान સત્પુરુષ મળ્યા ધ્રુવ કાંટો સત્પુરૂષ મળ્યા છતાંય ફરી જાય ધ્રુવ કાંટો એટલે કેવા શું વાગે છે કે આપણે દાદાને મળ્યા દાદા પછી જ્ઞાન પ્રાપ્ત થયું અગર તો ત્યાર પછી પણ જેમને જ્ઞાન પ્રાપ્ત થયું ને એમને દ્રષ્ટિ હોય આજ્ઞાને એમાં જેટલું હોય જે પ્રમાણે હોય તો दादा ने मैया एटे विशिष्ट ने अपना एक्सक्लूजिव थी आर का उड़ता दादाए एटे तरी नजरो में ते शरीर यी कोईपण शरीर थी, शरीर कोई शरीर थी एना शरीर न ध्रुव कांटो हो दुता એને દાદા એ રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ કહ્યું શું કહ્યું એને આપણે ઋષિ મુનિયોગીઓ અહીંયા આજના જે કહીએ તે રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ એટલે કે અહીંયા હોય છે એટલે કે મનુષ્યને હોય છે નથી આ અસંગી પંચેન્દ્રિય જીવોને પણ હોય છે એ તો બહુ સમજવા જેવી વાત છે તો પછી મનુષ્યને છે એની વિશેષ્ટતા શું વિશિષ્ટતા સ્પેશિયાલીટી ડિફરન્સ બિટવીન ક્રિચર્સ એન્ડ હ્યુમન બીઈંગ્સ આશીષ યુ ફોલો ધી દેટ રેગ્યુલેટ ઓફ ધી વર્લ્ડ ઇઝ વેલ ફેટ એક હ્યુમન લાઇફ માટે ટુ લીવ એઝ એ હ્યુમન બીંગ રાઇટ છે અને પક્ષીને એનું કુદરતી પ્રમાણથી જે છે એને પોતાના હોવા પણ એ કરી જે પક્ષી હોય તેને એના જીવે કરીને જીવ છે જ નહીં Regulator रेग्युलेटर ऑफ दी वर्ड ए दरक देट इज हाउ आ बता इंडीविज्युअलिस्टीक लीविंग एंटीटी पर्टिक्यूलरली ह्यूमन बीइंग्स the ऑफ दी वर्ल्ड दरेकना हो एक लाइट हाउस बढ़ी बोट्स एंड स्टीमर्स बधाने कोस्ट पर आप वेल गाइडेड करे અને કોશન કરે છે કોશન કરે છે કે અહીંયા નજીકમાં નહીં આવતા આટલા બધા નજીકમાં નહીં તો અહીંયા રોક્સને છે એટલે તમે બેસ્ટ થઈ જશો અને બહુ તમારી નુકસાન પામી જશે એવું લાઇટ હાઉસ સમજાયું એવું એ લાઇટ હાઉસ છે પરંતુ સામાન્યપણે એ રેગ્યુલેટરી ઓફ બધા જીવોના કેવા હોય છે કે બહુ મર્યાદાવાળાઓ હોય છે કેવા दादा भगवान एट्ले कि ए एम पटेल हूं कहू छू दादा भगवान कहू तेग्यूलेटर ऑफ दी वर्ल्ड भाषा में ए एम पटेल समझवा एम पटेल रेग्युलेटर ऑफ दी वर्ल्ड बढ़ू आख सुर दर्शन स्वरूप काम करतु एट्ले केन्द्रवर्ती रही आखूज ब्यवहार ने प्रकाशित करतु समझे के नहीं छता पटेल व्यवहार में रेग्यूलेट दी वर्ल्ड में जुआवाज वादा भगवान ने कि अमर थोड़क बाकी है एट अ आज्ञा में छे तमने आज्ञा आप अमरा प्रतिकमणों अमरावल ना हो प्रतिकमणों व्यवहार जो बदा लाइव आया छे अपने पोते लेवा हे આપણે અમ કોઈ એક એકબીજાનું એ નથી કરવાનું કમ્પેર કે આ કરવાની જરૂર જ નથી અને આવી રીતે પ્રતિક્રમણ એ તીર્થંકર ભગવંતોની વિતરાગ ભગવંતની ઉંચા ઊંચી શોધ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ઊંચા મુચ્ચી આ એક જેવી રીતે ટંકોત્કીન શબ્દ અનાદીથી ચાલી રહ્યો છે શું કહ્યું અને एक अनाज ले कैसे। एक प्रकार अनाज आया आयामदील शब्दीनल आज ओरिजीनल शब्द बहुत ओछा रहे पंथी पर आज शाकरण शास्त्री भाषा में शास्त्र जाए बेरछेड़ी गयेलू असल शू कोई ख्याल नहीं असरजत દાદા ભગવાન બહુ પ્રકાશમાં લે આચાર્ય ભગવાન તો ના જાણે એવું નથી કન્યાસો ઉપાધ્યાયો ના જાણે એવું નથી પણ શાસ્ત્રની ભાષા જાણે એ શાસ્ત્રની ભાષા સમજણ એ બૌદ્ધિક સમજણ છે શાસ્ત્ર પોતે સારા છે છતાં પણ એમાં પોતે એમાં શાસ્ત્રને સમજનારો તો બૌદ્ધિક જ છે ને આ વાત કરી એટલા માટે શ્રીમદજીએ પણ કહ્યું દાદાએ દાદાએ કહ્યું છે કે હાજર એટલે હાજર જ અને આપણને હાજરી પોતાની હાજર રહી શકે એવી રીતે કાયમના જે પરપેચ્યુઅલ છે પરબન છે અવિનાશી છે એવી આપણે હાજરી સ્વરૂપ આપણે મૂક્યા પછી આપણે હાજર રહી અને મન વાળ કાયા હતું કે વ્યવહાર અને બધાની સાથે આવતા બધા વ્યવહારમાં આવતા જતા બધી રીતે જેવી રીતે જેટલા પ્રકારે આવો થઈ રીતે એ વ્યવહારમાં એ હાજરી વગર કેવી રીતે રહી શકાય આ બહુ જ બહુ મોજું છું પરંતુ એટલું સહેલું નથી આકરું છે આ બહુ આને શિવજીનો પારો કહ્યો એટલે હું કહું છું કે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ એને દાદા શરૂ કહેતા હતા બહુ જ તમે એ રાખજો અને બહુ રાખજો કે જેથી હું શુદ્ધાત્મા છું નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત છે એ તમને જેમ શ્વસન ક્રિયા ચાલે છે તેમ તમને રહ્યા કરે એટલી શુદ્ધાત્મા સ્વરૂપ રહ્યા કરશે અને તમે પછી વ્યવહારમાં રહેશો પછી વ્યવહાર વ્યવહારમાં હું પેસી જશે ત્યાં આગળ એ ના પેસે તો સારું પછી એવું નિશ્ચય સ્વરૂપ બનાવવા માટે વધારે વ્યવહારમાં બધા કર્યા કરે એ તો સાહેબ સમજાય છે આમ તો બહુ સીધા સાદા શબ્દોમાં કહ્યું છે મોટા પુરુષોએ કહ્યું જ્ઞાની પુરૂષોએ શ્રીમદજીએ દાદાજીએ તો ખૂબ કહ્યું છે એના માટે ભગવાન પૂજાય છે પણ પૂજારી તો હોય છે જ નહીં પણ ભગવાનના પૂજામાંથી પૂજારી પૂજા તો થાય તારે આ છે મોટી શું કહ્યું મોટી ભાતગઢ અહીંયા જ આવે છે અને આજના કાળમાં ખાસ કરીને આપણા જીવોનું બધામાં આપણા જીવનમાં ખાસ કરીને આ લઘુતા વ્યવહાર દ્રષ્ટિથી હું છું કારણ કે નિશ્ચયને પામેલ એવું નિશ્ચય દ્રષ્ટિ સાથે એટલા માટે હું છું ખેલી શબ્દો એ પ્રમાણ નથી એને કંઈક સ્વાદ આવ્યો છે કંઈક સ્વાદ આવ્યો છે પણ એ સ્વાદ પછી વિકાસ થવો એ બહુ મોટી વાત છે અને આપણે જોડે રહીએ છીએ શરીરના વ્યવહારથી આપણે વિકાસ કરાવશે બીજું કશું ના બીજું કોઈ શરીર ના કરાવી શકે તમને પણ છતાંય આપણે સામાજિક જીવનમાં રહ્યા છીએ ને એને ટીવેલા છીએ બધું એટલે સામાજિક કાય કરીને આવું માનીએ છીએ એકબીજાથી છે એકબીજાથી નથી એવું નથી માનવને મનુષ્ય વૈવવા રહેવાનું જ છે તો અહીંયા આગળ વ્યવહારની શુદ્ધ શુદ્ધિ એ અંતર શુદ્ધિ અને એના કારણે વ્યવહારની આદર્શતા એ બહાર બાહ્ય ભાગમાં આદર્શતા હોય છે આદર્શતા એ કોઈનામાં આપણે કોઈને બતાવી નથી શકતા બતાવી શકાય હોય શકે જ નહીં આદર્શતા એ અંતરના જીવનની આદર્શતા અંતરથી પોતે બહાર અથવા વિવિધ વિવિધ પ્રકારની વિવિધતાએ કરીને નાના પ્રકારોમાં કેવી રીતે રહે છે ત્યાં આદર્શતા આવે છે આદર્શતા સમજાયું બહુ સમજવા જેવું છે એટલે દાદાએ કહ્યું કે સિદ્ધાંત આપણો સિદ્ધાંત ક્યાં પણ સ્થિર ના રહી એવા સંજોગો હોય નિમિત્તો હોય નિમિત્તોને નિમિત્ત રીતે બધું હોય વાતાવરણ હોય એવું હોય ત્યાં આપણને લાગતું હોય કે અહીંયા આપણે આ શું આપણે કરીએ સમજાય તો મૌન ઉત્તમ છે અને સરવારે છેવટે તો દાદા એક જ કહ્યું કે શબ્દથી મુક્ત થાય તૂટે હંડ્રેડ પર્સેન્ટ ત્યારે જ અસલ મુક્તિ સ્વાદ આવશે શબ્દથી મુક્ત થાય ત્યારે જ એટલે શબ્દના ભાગમાં હું કોણું નીકળી જાય તો બહુ જરૂરી છે પછી વ્યક્તવ્યપણાનું અને બોલવાપડાનું હું રહે છે ત્યારે પછી બીજો રેકોર્ડ છે એવું ખ્યાલ નાખવું એટલો આચાર નથી કેપ રેકોર્ડ તો કહી દીધું દાદા બોલીએ ખરે આપણે બીજાને કહી નાખીએ બધા સમજાવીએ ખરા માણી કેપ રેકોર્ડ અને મારીનું વિજ્ઞાની પકડાઈએ એમ પકડાતું થઈ રહ્યું ને એમ પકડાતું થઈ રહ્યું વિજ્ઞાનીઓ એથી માથાકુટો કરે છે આ પરમાણુ ના કોડના પેલા પ્રયોગ ઉપર કેટલું કરવો તો ખરા તમે શું શું કરે છે આઈન્સ્ટાઈન પછી કે છે કે આ બ્લેક હોલમાં નીક પડી ગયા પાછા આઈન્સ્ટાઈન કે પછી એને લાગ્યું આ યુનિફાઈડ ફિયરી શું કે છે યુનિફાઈડ ફિલ્ડ થિયરી થીલ્ડ ફિયરી નહીં જાય ભાઈ શું થાય વ્યવહાર છે ને દિવેનંદજી टेकोलॉजी है सब बोलो जोर से बोलो आज, आज, आज वक्य हम आप बात कर धर्म में व्यापार ना जुव घटे मरी जात कई रीते लई जानू तो भगवान मुख्य दादाए पर सादा शब्दों मूक् व्यापार में धर्म जुए थी धर्म व्यापार स्वरूप थी पड़े એટલે કયો આપણા બધા માટે કે આજ્ઞા ધર્મ વેપાર સ્વરૂપ થઈ પડે એટલે કે આ વ્યવહારમાં નિશ્ચય સ્વરૂપ આપણું બિલકુલ ના નિર્વય ખાસ છે આ વાત છે કોઈ પણ પ્રકારે દેખાવાથી લઘુતા કોઈ દિવસ ના આવે લઘુતર દાદા આટલું સુંદર આપણને સમજ આપી કે લઘુતા એ દ્રષ્ટિનો વિષય છે લઘુતા એ દ્રષ્ટિ નો વિષય છે શરીરની કોઈ પણ ક્રિયાનો વિષય નથી એ તમે આપડે દાદા ભગવાન પટેલ માં કયું લઘુત્તમતા જોઈ એમને એમ પટેલ ના શરીર થી જોતા આવડે તો કલ્યાણ થઈ જાય આપણને પણ આપણે વર્ણન કરી શકીએ કારણ કે જેને બૌદ્ધિક છે અને એવું વચન હોય ને બધા એ કરી શકે વર્ણન કરી શકે છે બધું જ થાય સ્વાદ એ તો રસિક ભાઈ શું કહો છો એવું આવે તો એને માનો અનુભવ છે ને શું કહો છો નાકેશ હે આર્ટિસ્ટ નહી સમજા બચ્ચા मां के साथ कितना निकट है पप्पा से निकट है के के मां <laughs> क्या बलता है <laughs> ऐसी बात है क्यों कऊ आप भारत में आज आप जुए आज ना समय आते એટલે આજ્ઞાધર્મ આજે આપણે દરેક મનુષ્ય એક સ્વતંત્ર શક્તિનું કેન્દ્ર છે અને શક્તિના કેન્દ્ર તરીકે એ શક્તિથી એના શક્તિના મોજાઓ સ્વરૂપે જે મોજાઓ પ્રસારિત થતા જાય છે એ દરેકમાં દરેકની પોતાની જવાબદારી છે જબરજસ્ત જવાબદારી છે એ મોજાઓ ક્યાં પ્રસારિત થાય છે અહીંયા આગળ ગીતરાજ ભગવંતોનો આજે મહેશ ભગવાને એમના સમયમાં એ કાળમાં બહુ જરૂર હતી એટલે અહિંસા અહિંસા અને અહિંસાનો મર્મ અને એમને જે ગામડે ગામડે શહેરો શહેરોમાં પંડિતોમાં રાજાઓ આગળ બધે ક્યાં એટલી અદભુત રીતે કહ્યું છે પણ બધો જ જુઓ તો વાણી ઉચ્ચારાયેલી બહુ નથી અને જેટલી ઉચ્ચારાયેલી છે ઓછામાં ઓછી ઉચ્ચારાયેલી છે બોલો પણ એવી ઓછીને પણ વણીને દેવો એને બહુ સાક્ર પ્રમાણ આપ્યું એ સિદ્ધાંતને સાકર પ્રમાણ આપ્યું કારણ કે વ્યવહાર તો રહેવાનો જ અને શબ્દ માન તો બોલા રહેવાની નથી કરશો એટલે બધાને જરૂરી પડશે એની એના વગર તો બીજું સાધન જ નથી આપણી પાસે માણસો તરીકે બીજું કયું સાધનો આ બહુ આપ્યું એટલે તમે કહ્યું ને કે વેપાર આપણો ધર્મથી ફરજ માફી જવું જોઈએ એમ ક્યારે કરવા હ એટલે એને જીવન વેપારને કહેવા માંગે છે જીવન વેપારને નદી નાવ સંજોગ કે છે ને નદી નાવ સંજોગ તટીની ને સાગર શું કે બોલો ને તટીની તટીની ને સાગર તટીની માં સાગર કે સાગર માં તટી નહી તટી નહી એટલે શું નદી વેહતી નદી બધું એ તો શાસ્ત્રના પ્રમાણો છે ને બધા નદીયા નાવ સંજોગ બોલ બોલ લેતી ને નદીયા નાવ સંજોગ નદી એટલે શું પ્રવાહ નાવ એટલે શું કે પ્રવાહ વહેતી નાવ એટલે આ શરીરના બધી એ બધી ઉપાઓ કરીને આ શરીર અને આત્માનો સંબંધ બતાવે બીજું કશું નથી બતાવ્યું સમજાયું એટલે આપણે ત્યાં આમ તો અધ્યાત્મ બીજું બધું બહુ સુંદર છે બધું એટલે આ આજ્ઞા ધર્મ મુખ્ય છે આપણો એટલે ત્રીજી આજ્ઞા અકર્તા ભાવ વ્યવહારમાં બધા વ્યવહારોમાં રહીને પણ બધા વ્યવહારો સાથે પણ એ બધામાંથી આપણને ભાજતું પણ કરતા પણ નીકળી જ નીકળી જાય તારે જ કામ આનંદ ના આપે ત્યારે વ્યવસ્થિત કામ બરાબર પકડાય ના પકડાય બાકી વ્યવસ્થિત શાસ્ત્ર ના રચ્યા મહેતા સાહેબ કોઈ સંજોગોમાં પણ નહી ગોટાળો કરી નાખે દાદાની શબ્દો છે વાણી છે મૂકી દીધી છપાઈ કદાચ આપે કોઈ બુદ્ધિશાળીઓ પકડે બુદ્ધિ પકડે તો લોકોને કામ લાગે આપે કારણ કે અનુભવ પ્રમાણ છે આખું શું છે આજ્ઞા પ્રમાણ જ્યાં સુધી અનુભવ પ્રમાણમાં સ્થિર ના થાય સ્થિત ના થાય ત્યાં સુધી આપણે મૌન ઉત્તમ ઉપાય છે ઉત્તમ ઉપાય છે હવે આપણે કોણ કોણ આવ્યા બે હજાર કેટલા મુકુલ એક તો જોડે છે બેઠા છે તમ તન છે તમ છે તમ ક્યાં ચોથા ક્યાં ગયા તો આપડા આસએમ પટેલે આપતા સૂત્રો પૂછ્યા છે આપત સૂત્ર આપતા સૂત્ર એટલે કે વિતરાગ ભગવંતો નું વિતરાગ સૂત્ર કહેવાય આપતા શબ્દ તીર્થંકરો અસલ તો લાગુ પડે છે અસલ તો તીર્થંકરો જીનેશ્વરને અને જીન આ બે જ જગા એ લાગુ પડે દિનેશ્વર શું દિન એ જ્ઞાની ના અર્થમાં છે સમજાયું કે નહીં અને જીવનો જી જે છે એમ જીન એવી રીતે લખીએ તો બોટલમાં પુરાતો જીન છે શું અને એનો કાર્ય બાર તો જુદું જુદું કામ કરે જેવું કામ કરાવવું એવું કરે પછી એટલે એસ એમ પટેલના ત્રણ આકર્ષો લઈએ આપણે ન હા બોલો બોલો થયેલા દાદાજી હમણાં અક્રમૈાની ઓફિસે બધા અમે ભેગા થયેલા અને પેલી બુક્સ માટેની વાત કરતા હતા કઈ આપણે ઇન્ટરનેશનલ બુક બાબતમાં વાતચીત કરતા હતા બધા જ હતા સુનીલ પારેખ ને બધા અમે દિવસ પહેલા आज बात निकले जरीक आप कहू थी जमें बात कर व्यवस्थित शक्ति शास्त्र बनावा ले करता एवं कई बता चुके करतापणु एवं अपने आ दादा नु ज्ञान थी बतावा करतापणु हंड्रेड पर्सन सुगंधी वालू थी जाएक्टली एट exactly. करता अपने सारी रीते शोभा એ જરૂર છે અને અક્રમ વિજ્ઞાન એમ જ એની બધું સુવાસન બધી એમ જવાની છે એમ જ જાય અને બહુ એ જ વિશાળીડ છે ખરું તો ખરું વિશાળ પીડ જ એ છે આપણા શાસ્ત્રો અને શાસ્ત્રો નું પ્રમાણ શું છે શાસ્ત્રો નું પ્રમાણ શું છે તીર્થંકર ભગવંતો ની દેશના વાણી તો નીકળી ગઈ પણ શાસ્ત્રો રચે આ આ છેલ્લા આ કારના હિસાબે જ બાકી તો હોય શકે જ નહીં ને એ તો માહિર ભગવાન સમય પછી છે આ તો ખાસ બહુ સમજવા જેવી વાત છે આ વેદોમાં કહીએ છીએ કે વેદો આપણે એનું કોઈ આદિ સમજી શકે ના એવું નથી એ તો આજના મનુષ્યના એના એની મર્યાદાઓમાં સમયની એ જેટલી મર્યાદા કરીને છે એ પ્રમાણે જોતા એ પહોંચી શકે એવા નથી એટલે કે આવાના બોલે પેલી અનાદિશન તો લખીએ તો આપણે બોલવા પહોંચી ના શકીએ કે શું કરે એવું છે એટલે આ બધી બાબતોમાં તો મૂળ વાણી એટલે મૂળ એટલે આપત આપત અને સૂત્ર શબ્દ બહુ મજાનો છે સમજાય એ બધા જ એટલે આપણા શાસ્ત્રોના સરસ બધા સાર નીચોડ કાઢી કાઢીને સમણ સૂતમ કરીને પુસ્તક કાઢ્યું શું શ્રમણ ભગવંતો માટેનું સૂત્રો શ્રવણસૂતમ એટલે પચીસો વર્ષ પૂરા થયા ને ભગવાનને એટલે એમના કલગી રૂપે ઘણી કર્યું એટલે બધા શાસ્ત્રોમાંથી કાળી કાળી મૌક્તિકો બન્યા ને મૂક્યા શ્રવણ સૂત્ર શ્રવણસૂત્તમ કે છે ત્યાં ડટ્રાઈક જે પ્રકાશિત થયું છે ઇંગ્લિશમાં ડટવાઈજના દેહરાકરમાંથી અને આ તારે જ અમને આપેલું ત્યારે એ લોકો બધા શું અને તે વખતે પછી આ નંદુક આપણે નરેન્દ્રભાઈ નંદુ એ પણ આવેલા તેઓ અને ત્યાર પહેલા પણ હતા રસી પહેલા આગળ ગયો તારે ત્યારે જૈન મંદિર છે ને પ્રખ્યાત નમો વિચરા દાદા ભગવાન ના સિમ જે કારો મૃ દાદા ભગવાન શરણમ ગચ્છાની તો આપતા નંબર એક હજાર ચારસો ને નેવું તેનું લઈએ અમારા સત્સંગ પહેલા કાઢ્યા હતા કે અમારા જ નીકળ્યા છે આ એવું છે પણ સત્યાવિતરણ એટલે કે નજીક જ આવ્યું થોડા દિવસ પહેલાનું જોઈ જો બધા હા બે એક વચ્ચે કે મહેશભાઈ કોઈ કહે જ્ઞાની પુરુષ રિયલમાં સુખી હોય પણ રિલેટીવમાં સુખી કે દુઃખી હોય ત્યારે હું કહું के ना ज्ञानी पुरुष रिलेटिव ने रिलेटिव जाने से रिलेटिव पर सुखी हो वॉन्ट टू अंडरस्टैंड कोई कहते हैं कि ज्ञानी पुरुष रियल में सुखी हो, होते है लेकिन रिलेटिव में सुखी हो सुखी भी हो सकते हैं और दुखी भी हो सकते हैं तो हम कहते हैं नो ना ज्ञानी पुरुष रिलेटिव को रिलेटिव ही जानते हैं इसीलिए रिलेटिव भी उनका सुख सुखपूर्ण होता है कभी समझिए तो हां बोलती है अब भी हां बोलते हो उनसे बोला इसीलिए તો આ વાત તો સમજ્યા ને આપડે આ સત્સંગ બધો હેરો થયો ને સત્સંગ હેસ થયો ને આ શરીર જોડે છે રહી ને આ રહ્યા કરવાનું છે આપડે કોઈના હાથમાં નથી કોઈના હાથમાં નથી બધા જાણીએ છીએ કે શરીર આ હાથમાં નથી રહ્યું છતાંય બિહારજી બોલો ને લો અરે લો થાય તમારું બહુ તમે કોમે છે જરા તમારો અનુભવજી બહુ સરસ છે તમારું તમારા ગુરુજી થાય ને બહુ મજાના છે રિયલી આપતા મુદ્રો તો એક એક તમારે જોઈએ અને દરેક પોતપોતાની જેમ જ મજા છે આ સૂત્રો પરથી એવું લાગે ને આપે હમણાં પૂછ્યું એના પરથી એવું લાગે કે અમે જાણવામાં નથી માનવામાં છીએ રિલેટિવ ને રિલેટિવ જાણે છે એમ એટલે તો કેસે ને આ તો કે છે કે શું કઉ કે ના એ તો ઓથોરિટી થી કોણ કહી શકે ઓથોરિટી વગરના હોય તે છે કે ઓથોરિટી વાળા હોય તે કે કારણ કે આપણે પૂછ્યું કે શરીરમાં આવું નથી એમ આપણે બધા જાણીએ છીએ ઓથોરિટી શબ્દ બધા બહુ ભરવા આવે છે બહુ જ આવે છે એટલે કવર વ્યવહાર આખો બધો વ્યવહાર સમજાયું આપણે દાદાના વાણીમાં પણ ગમે કારણ કે દરેકને પોતાનું સમજણ તો પોતે પોતાની રીતે જુએ તો દ્રષ્ટિ તો છે જ ને રહેવાની આખી નિશ્ચિત રીતે શુદ્ધાત્મા છું પણ આવું દાદાનું વાક્ય વાણી હોય ને તો ગમે તે રીતે નિમિત્ત નૈમિત નીકળી હોય એને એમ એમ રાખવી બહુ મુશ્કેલ છે કોઈને એટલે પચવી પણ મુશ્કેલ છે ઘણી મુશ્કેલ છે હવે સમજાયું પણ હું આ મને બહુ ગમ્યું આટલો આ તો સરખ કહ્યું આ નહીં લુમા તો પછી એનું બની જાય છે લે ના દાદાના શબ્દ રહેતા જ નથી समझ पड़े थोड़ी ना हम्म बराबर छे गुनाथ कह पाचा हमेशा क्या गुणवत् बता मैं जगदीश आया कई मरु काम बस दादा पाया शीखेला है દાદાભાઈ આથી શીખેલા કોઈ કહે જ્ઞાની પુરુષ રિયલમાં સુખી હોય પણ રિલેટીવમાં સુખી કે દુઃખી હોય ત્યારે હું કહું કે ના જ્ઞાની પુરુષ રિલેટીવને રિલેટિવ જાણે છે તેથી રિલેટિવમાં પણ સુખી હોય જાણે છે એ તેમને કહ્યું આપણી હજુ આપણી માન્યતા બદલાઈ ગઈ રોંગ બિલીફ સ્ટ્રેકચર થઈ રાઈટ બિલીવ બે છીએ એટલે માન્યતા હજુ માન્યતા કરતા આપણે તો ભાષ્યમાનમાં આવેલા છીએ આપણે એટલે હવે વેદકતામાં આવ્યા છીએ વેદકતા એટલે કે શુદ્ધાત્મા સ્વરૂપે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને બધા વ્યવહારમાં વ્યવહારના બધા વેદનોમાં વેદકતાએ કરીને આપણે હઈએ ત્યારે બધી વેદકતાઓમાં સંવેદન ના રહી શકે શું કહ્યું વેદકતા શબ્દ આ કાયમ લાગુ પડે છે જોઈન્ટ છે બહુ જેટલું કલેક્શન જોડે નજીકનું છે વેદકતા શબ્દ અધ્યાત્મ બહુ વપરાય છે શ્રીમદજી તો કહ્યું સમતા રમતા ઉતતા વેદકતા સુખભાસ એટલે વેદકતા એ કરીને સુખ આભાસ છે એને કહ્યું કે આ જળથી ચેતન કેટલું ભિન્ન છે બનારસી દાજુ છે આમ તો પણ એમને બહુ સમજાયું છે એટલે ખરી રીતે વેદકતા શું છે એ વેદક પદ એ વેદાંતમાં જેને સાક્ષી પદ કે છે ને એના ઉપરનું છે થોડુંક સાક્ષી પદ સાક્ષી ભાવ જેને કે છે સાક્ષી એટલે આપણે પાર્શિયાલિટી ઓછા ઓછી થઈ ગયેલી હોય કોની સાથે એટલે પોતાના શરીર જોડે શરીર અને શરીરથી રહેવાતા ડ્યુઆલિટી વાળા ક્વોલિટીમાં ડિઆલિટી ક્વોલિટી વાળું શરીર બોડી એમાં નોટ ટુ બી પાર્શિયલ ને સાક્ષી કહેવાય વીકનેસ કહેવાય લ્યુ એન્સ્ટે નોટ ટુ બી પાર્શિયલ વિશ્યુ એઝ બોડી એન્ડ વિશ્યુ એઝ બોડી એન્ડ બોડી લિવિંગ વિથ દેટ આઈ એમ લિવિંગ દેટ આઈ એમ લિવિંગ પાર્ટ વિથ ધ વિશ્યુ બોડી વિથ દેટ વિશ્યુ બોડી દેટ ઇઝ સબ્જેક્ટ ટુ ડ્યુઆલિટી ફંક્શન્સ so in both the dualities to the extent you are impartial as you are living out entity hm that is called neutral body you understand the extent to which your neutral with your own body you can perceive the rest of the social living over the body living ઇન ઓલ સોશિયલ લીવીંગ ટુ દેટ એક્સટેન્ડ લિટરાલિટી અન્ડરસ્ટેન્ડ તો બધાને જોડે વ્યવહારમાં તમે આવો ને તો એ બધા વ્યવહારમાં તમને સાક્ષીભાવ્યું છે પણ એ બધો એ છે પણ એનેથી ઊંચો છે આ વેદક વેદક એટલે એને બધા જ્યાં મળ્યું છે વેદકતા વેદકતામાં ભાષ્યમાન પરિણામ છે ભાષ્યમાન અને સાક્ષી ભાવમાં સમ્યક બુદ્ધિના પ્રમાણો છે શું કહ્યું સમ્યક બુદ્ધિના અને વેદકતાનો ભાષ્યમાન પરિણામોમાં એમાં કંઈક પ્રકાશ હોય વ્યવહારમાં વ્યવહાર સમકીતનો પણ પ્રકાશ હોય એમાં એમ અતિવાય વેદકતા નહીં હોય સમજે નહીં એટલે આપણે મહાત્માઓને આમાંથી નીકળી અને નિર્વેદક એવું હું શુદ્ધાત્મા કે સ્વાદ એ બહુ મજાનો છે શરીર ક એટલે શું ક્રિયાવાળું ક શબ્દ ક્રિયાવાળો છે એટલે શરીરમાં શરીરના ડ્યુઅર ક્વોલિટીના પ્રમાણે રાખનારો આપણામાં ગમે તેવું હોય એ બધા શરીરના ડ્યુઅર ભાવો જેને ભાવ ને અભાવ બંને સ્વરૂપ વેખે છે એને ભાવકો કયા शू कहु भावक कब्द मूक् तेरे रॉन्ग बिलीफ वगैरह हो भावक चार्ज बंद जाए डिस्टी रहे छे। त्यार पे पद्मे लेवा भाव स्वरूप एजुअल क्वालिटी वाली फिजिकल एंटीटी एक ड्यूर क्वॉलिटी ने लीधे क लागू पड़े एट वेदक परिणामों में एम राखसे शू क्यू वेदक परिणामों आभा परिणामों केव भाष्यम जैसे भाष्यम भाष्यमन एट जुदून एक्काकार नहीं जय सम्यक बुद्धि जुदापणु ओछू हो जुदापणु के सम्यक बुद्धि ए प्रकाश से सम्यक होने कारण के नॉन पार्शियालिटी समझाए नॉन पार्शियालिटी एमनी विचारणा हो आज नहीं घनी बी व्यक्ति हो सारी एवं व्यक्ति हो विचार करते जीवने कर એની વિચાર ભૂમિકા એ કરીને એ નોન પાર્શિયલ થિંકર થઈ શકે પણ બહુ રેર કોમોડિટી છે વેરી રેર કોમોડિટી મેં ત્યારે સમજ્યા આ પહેલી વખત અમારે કેલિફોર્નિયામાં વર્ષો પહેલા વાત નીકળી ગયેલી પેલા અરૂણભાઈના ભાણા આગળ અરૂણભાઈ શાહનો ભાણો છે કોઈ શું આપણો રાજેન શાહ અરૂણભાઈ પુષ્પાબેન એનો ભાણો રાજેન શાહ શ્રીમદ નો બહુ પણ એને આગળ બહુ ખુશ થઈ ગયું હોય એના બંને આગળ તારા બાદ નીકળેલી વસ્તુ થઈ ગયા મને એટલે આ જે સૂત્ર છે દાદા ભગવાનનું આપતું સૂત્ર એ વ્યવહાર અને નિશ્ચય એ બે આપણે સાથે ને સાથે જ રહ્યા કરે પણ આપણો વ્યવહાર હજુ એ દિવાલીટી ફંક્શનમાંથી ઓછો થતો થતો થતો થતો થતો નિશ્ચયને અનુરૂપ એવો નથી લઈ શકતો નિર્ણય નિશ્ચયથી કહેવાનું શુદ્ધાર્થમાં તો છું પણ વ્યવહાર દ્રષ્ટિ તે આટલી જોવા દેવી છે એટલે આપણને જેટલી ફુરસદ સમય મળે એટલું જ આમાં એ ફુરસદનો સમય શક્ય હોય ને આપણને ભૂલો હજુ દેખાતું કે આ માલ છે ભર્યું છે આ બધું છે લાગે તો એને બને તેટલું ઉપયોગે કરીને પણ યાદમાં લાવવાનો પ્રયત્ન કરીને પણ જેમ જેમ યાદ આવે જેટલું પણ યાદ આવતું જાય અને લાગે કે આ પ્રતિકમણ આ માગે છે એનું કરી લેવું જોઈએ તારે જ આ તમારે આપણી સ્વાદ બધો વધતો જાય આપણો અને બધા સત્સંગમાં ભેગા થઈએ તમે બહેનો ભેગા થાવ આપણે બધા જનરલ થઈએ ભાઈઓ થાય આપણે યુવક વર્ગ થાય એ બધાને પછી થોડું પણ એમાં છે તો સ્વાદ મજા આવશે આપણે સત્સાધનો કરીશું કોઈપણ વસ્તુ કોઈપણ સત્સંગને નિમિત્તે ભેગા થશું તો બહુ એમાં ફાયદો થઈ જાય એટલે આ સૂત્ર બહુ મજાનું છે આપત સૂત્ર એક હજાર ચારસો પછી બીજું સૂત્ર છે ત્રણ હજાર એકસો કામમાં હાજર રાખવું એના જેવું કોઈ ધ્યાન નથી અદભુત સૂત્ર છે આ ધ્યાન શબ્દ પર ખાસ કહ્યું કારણ કે જે ધ્યાન આખા ભારતમાં ને વિશ્વમાં આખા વિશ્વમાં આખા જગતમાં જે અર્થમાં લેવાયું છે કે મેડિટેશન ધ્યાનને ઇંગ્લિશમાં કે કોન્સન્ટ્રેશન કે આપણે ત્યાં એકાગ્રતા કે ધ્યાન કે એને ધ્યાન યોગ પણ કે આવી રીતે ધ્યાન શબ્દ સમજાય છે અને આ ધ્યાન શબ્દ પર તો અમેરિકામાં બહુ જ બિઝનેસ ચાલે છે સાહેબ કેમ હશે કેમ બઉ ચાલે ધ્યાન શબ્દ પર તો ચિત્તને દરેક કામમાં હાજર રાખવું આ તો પાતંજલિ સાહેબ નથી બોલ્યા ના નથી લાગ્યા ચિત્ત નિરોધ અને એમાં જે ઉત્તમ ગ્રંથ કયો છે પાતંજલ સૂત્ર એમાં પણ નથી દિનેશભાઈ અદભુત છે ચિત્ત અને ચિત્તની ભૂમિકાશે દાદા ભગવાને પ્રકાશ પાડ્યો છે એ તો અદભુત પાડ્યો છે જૈનશાસ્ત્રોમાં મન માલિકાએ પર બહુ લીધું મનમાં બધું જ આખું બરવી દીધું છે પરંતુ વેદાંતમાં બધું વિશ્લેષણ આવે છે વધારે વેદાંતમાં વિશ્લેષણ આવે છે આ ચારેય અંતરકરણ વિશ્લેષણ એ વેદાંતનું છે બધું પ્રકૃતિનું બહુ એનાલિસિસ કરેલું જબરજસ્ત એનાલિસિસ કરીશું લેબોરેટરીમાં આજે આ મોલિક્યુલ અને સબ એટેમિક સબ એટેકનું કરે છે ને એવું એ લોકો પ્રકૃતિનું કરેલું એમાંથી આ દર્શન નીકળ્યા બધા અને એમાંથી આ પશ્ચિમમાં પણ ફિલોસોફીઓ થઈ તે ભારતની અસરો કઈ છે ગ્રીકમાં ગ્રીકમાંથી થઈ અસલ તો ગ્રીક ફિલોસોફરો કહેવાતા ગ્રીક ને હિબ્રો ખાસ કરીને અસલ સમજાયું ને ચિતને દરેક કામમાં હાજર રાખવું કોઈ ધ્યાન નથી એટલે કહ્યું ને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન શું કહ્યું બોલો ધર્મ ધ્યાન એ વ્યવહાર સાથે આપણે ઉપયોગપૂર્વક રહેવા એને ધર્મ ધ્યાન કહ્યું વ્યવહાર સાથે બધા વ્યવહારોમાં આ શરીરથી અંતરથી પણ આપણે આ શરીર રહેતા આપણે પોતે એકલા જ વાપરી ઉપરથી રહીએ અને શરીરથી બહારના ભાગમાં ત્યાં બહારનો વ્યવહાર હોય पने आपने पूर्वक शू कहूप शब्द साथी छे के जी रीते भावक क्रोधक मानक, मायक, लोभक एवं चार प्रमुख क कया पुद्गल ने पुद्गल पुदगल क्रियाओ पर लागू पड़े અને પૂતગલ ની ક્રિયાશીલતા એ ક છે ત્યાં હોય પણ એ ક્યારે હોય કે એવો જ બીજો ક નિશ્ચય લાગુ પડે એવો હોય તો જ નહીં તો ના હોય ક એટલે ક્રિયા સૂચક શું કહ્યું ક એટલે ક્રિયા સૂચક વ્યવહાર હોય તો વ્યવહારની ક્રિયા હોય અને નિશ્ચય હોય તો નિશ્ચય ક્રિયા હોય આ બે સાથે જ હોય નહી તો હોય શકે નહીં કોઈ પણ વિજ્ઞાની હોય તો વિજ્ઞાન અને વિજ્ઞાન પ્રયોગમાં એ વિજ્ઞાની સાથે ના હોય ત્યાં હું જે વિજ્ઞાન ને વિજ્ઞાનનો પ્રયોગ કંઈ મતલબ નથી એનો શું છો આ કોલાયડરમાં પ્રયોગ but our jetu huh for you special english will be there when time will come we we'll sit with you and talk a lot hmm? i hope that time comes દિલીપ શું કરીએ તારે તો ચિતને દરેક કામમાં હાજર રાખવું એના જેવું કોઈ ધ્યાન નથી ધર્મ ધ્યાન અને જયારે આપણે શરીર જાય આપણે અહીએ દાદાને આપણે સિદ્ધ સ્તુતિનામાં તો કે શુક્લ ધ્યાન શુદ્ધાત્મા અને શુદ્ધાત્માના નાયક સ્વભાવથી નાયક સ્વભાવ કરીને એમાં પ્રકાશમાન આપણા ગુણો અને આપણા ગુણોને આપણે પોતે જ પોતાની ભદના કરી લઈએ શુક્લધ્યાન કવિતા પદો લખાય છે કવિ નું કવિ તો પણ એમનું એ પ્રકાર તો કામ લાગવાનો છે તો નૈમિતિક પ્રકાર છે આખો નૈમિત અને નિમિત્ત વગર નૈમિત હોય નહી એવું કુલેલાનજી મને સમજાવ્યું શું કરશો સાહેબ નિમિત્ત વગર નૈમિત ના હોય એટલું નિમિત્તે ના હોય એટલું નૈમિત કઈ ના હોય નિમિત્ત ને નૈમિત એક અદભુત દિવ્ય જોડતું છે કેવું છે અને કુદરતી છે પાછું તારે તો જીવન છે બધા જીવાય છે બધા જીવાયશું પણ એનું ભાન જ નથી ને એટલું જ ફેરું ફેર નથી પડ્યો બી બધું ભણ છે ને એ તો હવે આવ્યું દી આ બીજું વાક્ય છે ચીતને દરેક રાખવું હાજર રાખવું એના જે ધ્યાન નથી આ વાંચ્યા પછી ઘણી મને એવું થાય કે હું હાજર રાખવામાં પડી જઉં છું એટલે બીજો ક કામ કરી જાય છે કઈ તો કહ્યું એટલે ઉપયોગી મેં કહ્યું કે કપ જે વ્યવહારમાં છે એટલે પૂતગલ ક્રિયાશીલ ક્રિયાશીલ પૂતગલમાં છે એવો જ શુદ્ધાત્મામાં શુદ્ધાત્મા સ્વભાવે કરીને શુદ્ધાત્મા સ્વભાવથી છે એને જ્ઞાયક કે છે શું કે છે નાયક અને ટૂદમાં કુદગલ ને ક્રિયા સ્વરૂપે કામ કરતો હો કશાયક છે શું કષાયક કશાયક કશાયક એટલે જેના કારણે કશાઓ રહ્યા કરતા હોય ચાલ્યા કરતા હોય એની મેટોમેટિક ચાલ્યા કરતા હોય એટલે ક્રોધક લોગક માનક માયા માયક બધું કર્યું કારણ કે આમાં મુખ્ય દર્શન બદલાય તો જ હાજર રહે ને રાખવામાં દર્શન ના દર્શન તો તેનું તે છે પરંતુ આપણો વેદક ભવનને લીધે આપણે એવું હોઈએ છીએ એટલે આપણે ભાષે છે જ ખરું ભલે ભાષ્યમાન હોઈએ છીએ એટલે તમે જેને કહો છો ને એ ભાષ્યમાન પરિણામ છે એટલે ભાષ્યમાન પરિણામ એકાકાર પરિણામ ક્યારેય પણ ના હોય એ નોખા છે પરંતુ બે સ્વાદ આપે છે આમને આમ આમને આમ આમને સ્વાદ આપે છે આપણને કુગલ અને શુદ્ધાત્મા બેવ રીતે ભાષ્યમાન કે છે એને એટલે મહાત્માઓને સ્ટેજ છે અંતરાત્મા દશાનું સ્ટેજ છે એ તો શું કહ્યું અંતરાત્મા દશાનું સ્ટેજ છે પણ એ અંતરાત્મા દશા કરીને પુરૂષાર્થના ભાગમાં આપણે છીએ એ બહુ મહત્વનો છે પુરૂષાર્થ એ ભાગ આખો આની સાથે સાથે એની સાથે પુરુષાર્થ ભાગ સમજાવ્યું ત્યાં આગળ આજ્ઞા ધર્મ આ જ્ઞાના તપ નિમેશ આ બીજું કોઈ રહી જ નહીં તારા માટે જા આ તું નિમેશ હોઉં કે ના હોઉં નિમેશ તું જા પણ મારે આજ્ઞા ધર્મ ને તપ એ મારે બોલનારો પાછો નિમેશ જ આવ્યો ને તો નિમેશ વગર તે ક્યાંથી રહેવાનો નિમેશ વગર રહેશે ક્યાંથી એટલે અમે ઘણી વખત કહીએ છીએ કે અંતઃકરણમાં અંતઃકરણ જે દિનેશ આનંદજી નો ભાગ છે અને હું શુદ્ધાત્મા છું એ મારો અંતરાત્મા દશાઇ કરીને પ્રાગ શક્તિ એ શુદ્ધાત્મા પક્ષનો પ્રાગ ભાગ છે એ જ્ઞાન એક અમુક એના ગુણોએ કરીને કામ ના કરતો હોય ત્યાં સુધી એ પ્રાગ ભાગ કેવી રીતે કહી શકો પ્રાગ કહી શકાશે નહીં તમારાથી પ્રજ્ઞા પ્રજ્ઞા શબ્દ બોલશો પણ જ્ઞાયક કહેવાય એને શું કહેવાય એની ક્રિયાશીલતા સૂચવતો જ્ઞાયક જ્ઞાયક એટલે શું કે પ્રકાશમાન પ્રકાશમાન એટલે શું કે એ પોતે પ્રકાશી રહેલા જ્ઞાયક કેવી રીતે પ્રકાશ છે તો કે એ દેખાડે પણ છે અને દેખાડ્યા પછી જણાવી દે છે શું કહ્યું એટલે કે પ્રકાશિત કરે છે અને એમાં પ્રકાશિત થયામાં એ પ્રકાશિત જે થયું તે દ્રશ્ય દ્રશ્ય અને એ દ્રશ્ય દ્રશ્ય સાથે જ દેખાય નહી ત્યાં સુધી એ દ્રશ્ય જ્ઞપે આપણને સમજાય એટલે જણાય નહીં હવે સમજવાનો ભાગ છે સ્વાદનો અનુભવનો ભાગ છે એમાં જણાવવા પણ આવ્યું હવે ખ્યાલ આવ્યો હવે બરોબર મને બેઠું કારણ કે જે નથી રહેતું એને જાણનારો ક એ જે નિશ્ચય વાળો કહો એ નથી રહેતું એ એ જાણવામાં છે એટલે પ્રકાશે અને પ્રકાશે પછી જાણવામાં તો છે કે આ રહ્યું છે એ તો એ તો બે સાથે પેલું કહો સાથે છે ને એટલા માટે ભૂતગલ બા એટલે હજુ વ્યવસ્થિત જ્ઞાન એવું એ આજ્ઞા પચવીસે ને એ તો શિવજી પારો છે આખો એટલે ફાઇલોનો સંભાવ નિકાલે બહુ મોટા મોટું તપસ છે એ માહિર ભગવાનનું સાડા બાર વરસનું જે તપ છે એ આપણે દાદા ભગવાને આપણને આ અજ્ઞા સ્વરૂપ આપ્યું કે ફાઇલોનો સંભાવ નીકાળો પણ આપણે એને શબ્દ શબ્દ રૂપથી શબ્દના પ્રમાણથી બધા સમજાવ્યા કરીએ એના કરતા પોતે પોતાનો પોતા સ્વરૂપે પોતા શરીર જોડે જતા રહીએ ને એ બહુ ઉત્તમ છે ફાઇલોનો સંભાવ નીકાળો નહી સમજ્યું મંદ્રબાઉ સરસ રહે છે એટલે મારે શીખવું મને બહુ સારું લાગે છે નજીકમાં જ છે બહુ સારું લાગે પડે કેવું શું કેસ તું હે સાચું કે ના હવે નથી બોલાયું હે અનુભવ દીકરી કે છે એના મમ્મી માટેટલે કઉ ના સાચી વાત છે દાદાજી તમારે અનુભવ સવાજમાં આવ્યું તમારે <laughs> आ, ना के ना? <laughs> ना तो तारूत्र त्र हजार नौ सौ तीर आत्मा पूतगल बेज वस्तु आत्मा जाण्यो हो पुतगल ने समझ गय કુદગલ ને જાણે એ આત્માને સમજી ગયો આ કાળમાં જેટલું જવાય એટલું આ છેલ્લું સૂત્ર છે આ કાળમાં જ્યાં સુધી જઈ શકો તે આજના કાળમાં એટલે આપણે અમને બસ એટલું જ અરે એ તો કેવો જ્ઞાન શું એટલે બહુ મોટી વસ્તુ થઈ છે બહુ મોટી વસ્તુ થઈ દાદા ભગવાનું સ્ટેટ છે આ તો અદભુત છે આત્મા ને પૂતગર બે વસ્તુ છે આત્મા જાણ્યો હોય શુદ્ધાત્મા જાણે છે એવું નહિ શુદ્ધાત્મા જાણે જ છે ને કે બોલો મોટે શુદ્ધાત્મા જાણે છે કેટલો જાણ્યો છે દ્રષ્ટિથી દ્રષ્ટિ સિંહ દાદા એવું કુતગતો સમજી ગયો એવું કે છે મે જેટલા પ્રમાણ જાણ્યો હોય એટલે પ્રમાણમાં તમને હું તમને પૂછું છું પર્સન્ટેજ ના આપી શકું તારે પ્રમાણ નથી મારી પાસે પર્સન્ટેજ નથી તો પછી અનુભવ છે પણ પર્સન્ટેજ નથી પ્રમાણ શબ્દ કેવી રીતે વાય છે ના જયારે આપણને આપણા આપણા સમજાય ને તારે જ મજા આવે ખરું હાશ્ય તારે આવે છે અને મુક્ત હાસ્ય કહેવાય મુક્ત હાસ્ય કહેવાય કેમ નિરોષ નથી હસતો ગંભીર થઈ ગયો સર મેતા સાહેબ એ માર્ક નહી આપો તમે હવે નહી આપો સાહેબ ને આપણ આપણો હાથો હાથ શુદ્ધ પ્રેમ શુદ્ધ પ્રેમ કહેવાય છે નિકટના બધા ચિકાસોમાં શુદ્ધ પ્રેમ હોય શું કહેવું હા તારે આનંદ આવે એટલે આ બધા આપણું ઘરનું તો બધાનું જીવન નજારું જ થઈ ગયેલું છે બધાને હોય એ તો ઘરમાં જઈએ તારે ચૂંચૂન થાય ને કઈ કઈ રીતે થયા કરશે ચૂંચુન ના થાય તો આપણને ખબર કેમ પડશે બધી ખરું ન રસિક ભાઈ નહી ના મીનાબેન ના કરશે બોલો ને હાઈ ભાભી આગળ જાવ તો ખબર પડે આપણને શું કહો છો હા પછી આત્મા ને પૂતગલ બે જ વસ્તુ છે જેને આત્મા જાણે પૂતગલ ને સમજી ગયો અને જે પૂતગલ ને જાણે જાણે લખ્યું છે તે આત્માને સમજી ગયો જાણવાનું અને સમજવાનું આ બે મોટા છે આમાં શું જાણવું અને સમજવું કે એટલું સુંદર છે તમે સૂત્રો તો ખરા કર્યા તમે આજે સતંગ જ આ વાત દીકરી બધી હે કુદરતી આ એમને ખબર જ નથી જો તમે જોજો આજ્ઞાધર્મ ચરમસીમા એવું એ બધું સમજવાનું નહીં આપણે જેમ છે તેમજવાનું આજ્ઞાધર્મની ચરમસીમા આપણે ક્યાં માપવા જોઈએ એ માપના પ્રમાણે છે જ નહીં ખ્યાલમાં આવે આપણો નિશ્ચય બસ એક જ નિર્ણય નિશ્ચયથી આરે આપણે સૂર્યકાંત સૂર્યકાંત કે સુરેશ સાચીરામ કે સૂર્યકાંત આજ્ઞા દિન છે હું બીજું કોઈ જોઉં નહી નિર્ણય નિશ્ચયથી કેવ આ સૂર્યકાંત આજ્ઞા દિન છે સૂર્યકાંત કેવો આજ્ઞા દિન બસ કારણ કે નિર્ણય નિશ્ચયથી કેવલ હું શુદ્ધ આત્મા છું પરંતુ આ સૂર્યકાંત નિર્ણય નિશ્ચયથી જે કેવળ આજ્ઞાધિન છે એ આજ્ઞા પ્રમાણથી છે એટલા માટે એના માટે આ સારું જીવન એનો શ્વાસ બંધ થાય ત્યાં સુધી એ નિશ્ચયથી અને નિશ્ચય પ્રમાણથી એ આજ્ઞા ધર્મથી જ છે અને એજ એનો તન છે અને એનો તપ છે એના જીવનનું અને એજ એનો જીવનનો ધર્મ છે થઇ ગયું સાહેબ શું કશો થેન્ક યુ મેં એ પેલું આપી દીધું આ કોનું આવ્યું છે એ કોણ હૈ તારાચરજી હિન્દી મે લિખા હૈંગલિશ મે ભગવાન પુજન દાદા કુંજન કુંજન કહા હૈ તું બચ્ચા હૈ કુંજન કુંજન તો લડકે કા નામ હોતા ય આજા તુંજન તો આપણા સુશ ખરે ખરે બચ્ચી ગુંજન ગું ગુંજન તું ઇતના બરા કબ હો દો જોર બોલોજી When you grew up so se? ek saal saal hua bada ho gaya? Hota મેન્યુ ગ્રુઅ સો સો મચ જોર પંજગીની એક સાર હુ એક સારું બરાબર લતા hai? નહીં ભલે હોના bolna હો બોલ ના નહી દાદાજી Dada દાદાજી Koi papa મમ્મી બંધ kare to? નહી નહી હો સકતા એને કુંજને પૂછ્યું છે ભરત દાદા ભગવાન નાસિંહ જય જય કરો વાકી મમ્મી આઈ હૈ દાદાજી મમ્મી અચ્છા ઠીક ભરત ક્ષેત્રે હાલ પ્રવર્તમાન સર્વજ્ઞિંહ દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું એક ઇસ ગુડ હેન્ડ રાઇટિંગ યોગ સો ગુડ વેરી ગુડ પરમપૂજ્ય શ્રી કનુ દાદાજી કુંજન્ના જય સચ્ચિદાનંદ વેરી વોરમેન હાલ બી રિગાર્ડ ટુ યુ ટુડે આઈ હેવ કમ બેક આફ્ટર કમ્પ્લીટિંગ વન ઇયર એટ પંચગીન સ્કૂલ વોટ ગ્રેડ સ્ટેન્ડર્ડ નાઇન્થ Ninth. Ninth, ninth. I am in ઇન standard now. Please give me your blessings for my studies and music. What music you like? વોકલ ઓદાજી સબ અચ્છા લખતા મ્યુઝિક સબ અઉલી સબ અચ્છા દાદાજી મ્યુઝિક વોકલ હા વોકલ ભી અચ્છા લગતાુમેન્ટ ટુ લાઇન્સ ગી સેમ્પલ ટુ લાઇન્સ વોટર વોકલ વોટર ટુ લાઇન્સ ઓનલી ગા કે દેખા આંખો બંધ કર દાદા ભગવાનના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના હસીમ જય જયકાર દાદા ભગવાનના હસીમ જય જયકાર દાદા ભગવાનના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાનના હસીમ જય જયકાર દાદા ભગવાનના હસીમ જય જય કાર હો દાદા ભગવાનના હસીમ જય જય કાર ગુડ વેરી ગુડ દિસ ઇઝ કોલ્ડ વોકલ મ્યુઝિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ યુ લાઈફ તારાજી તબલા કીબોર્ડ અચ્છા લાગતા તબલા હા ઓકે એન્ડ બોર્ડ વિસ કેશ યુર કીબોર્ડ બોથ યુ પ્લે હા પ્લે વેલ એન્ડ દિસ વોટ યુ સેંગ જસ્ટ નાઉ પ્લે ઇટ ઓન દેટ વિથ કીબોર્ડ એન્ડ ધેન ઓન તબલા બુથ બુથ હેઝ ટુ ગો ટુગેદર ઓ સેપરેટ ટુગેદર ટુગેદર ટુગેદર સો ઇટ ઇઝ અ પેર yes huh for you bahut jada hai uh, dada ji your blessings were oblique are with me during my entire stay at pandigani is it true ejara yes, ji no yes no just for the sake of saying no no dada ji દાદાજી આઈ પ્રે ફોર યોર હેલ્ધી સ્ટેટ ટુ ઓલ ટુ ઓલ દેવદેવી બધા દેવદેવીને પ્રે કર્યા છે એને તમારા હેલ્ધી સ્ટેટ માટે કુંજન કેતન પટેલના જય સચ્ચિદાનંદ વડોદરા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ લો આ તો બઉ આપણા અક્રમ વિજ્ઞાનમાં આપી દો આટલું સ્મોલ આવું સ્મોલ જશે તો બધાને એન્કરેજ કરશે હમ એનું એજ લખી નાખજો ત્યાં તમારે ક્યુ તો છે જ એને અરુણ આપડા અરુણ પૂછ્યા છે અરુણ ક્યાં ગો હા યુ આર હે વેરી ગુડ અહીંયા આવતો રે તમે મહેશભાઈ તમે તમે આવશો ને એને વાંધો નથી એ તો બેસે આ બસ છુટ્ટો રાખજો બસ બસ બસ અરૂણના ડિસ્ચાર્જમાં જે જે જગ્યાએ દોષો થયા છે અને થાય છે તે આપની સમક્ષ જાહેર કરવા છે પણ અરૂણને એવું લાગે છે કે તેમ કરવામાં આપનો વિનય વિવેક ભંગ નહીં થાય ના નહીં થાય જો તને દિલ હોય તો અને અંદર કરીશ તો પણ અમે તારી જોડે હાજર રહીશું જા એલોન તારે કરવું આ હિંસા હિલોલની ઇવન ધેન વીલ બી પ્રેઝન્ટ વિથ યુ તને દેખાશે નહીં પણ હું હાજર રહીશ અરૂણના બધા જ દોષો જેમ છે તેમ સ્પષ્ટ બને આપણી સમક્ષ જાહેર કરવાની શક્તિ આપ બહુ સુંદર વેરી ગુડ બેસ્ટ આપણા જીવનમાં હવે જીવન મે ઇન અવર લિવિંગ ઇન લાઇફ ઇફ યુ વોન્ટ ટુ ફીલ હેપી ફ્રોમ ઇન્સાઈડ પીસફુલ ફ્રોમ ઇન્સાઈડ ઇન ઓલ અવર લિવિંગ આસ્પેક્ટ વિથ અવર બોડી as as, well as bodily, with all એઝ વેલ એઝ બોડી વી વિથ ઓલ દી સોશિયાબિલિટી એન્ડ ઓલ સોશિયલ રિલેશન્સ અન્ડરસ્ટેન્ડર નો એન્ડ ઓલ રિલેશન્સ ઇન andar, agar aap, andar se પસ્તાવા ke સ્વરૂપ mein, રિપ્રેઝેન્ટેશન શરૂ હુઆ ભાવ દેટ ઇઝ દ બિગિનિંગ ઓફ ફીલિંગ લાઇટ એન્ડ પીસફુલ એન્ડ હેપી ફ્રોમ વિદિન ઇટ સ્ટાર્ટ બિગિનિંગ ડુ અન્ડરસ્ટેન્ડ દ વેરી સ્ટ્રન્ડેડ પાઈન્ટ આપસે આપ વ્યવહાર મે જો વ્યવહાર મેં વ્યવહાર કે રિલેશન સંબંધો મેં જહા જી આપસે કિસી દુઃખ હુ હો તો દુસરે આપકો દુઃખ લગા હો किसी भी प्रकार का हो जो नेगेटिविटी वाला निषेधात्मक सारा आपकी नजरों में व्यवहार रहा था वो सब कम होता जाएगा अगर आपकी रिपेन्टेंस अंदर से हमारी बुलाई दिखाई पड़ती है तो हमें अभी वो दोष सब हमारा निकल जाए इसे मेरी भावना है समझे तो पश्चाताप बोलते हो उसको हु? तो पहला तो हमें मालूम पड़ा पीछे हमें पछतावा हुआ और पीछे लगा कि हे हमें मंजूर नहीं है नहीं ऐसा न होना हमें हमें हमेरे मन के विचारों से भी न होना हमेरे शाब्दिक व्यवहार में भी न होना और हमें व्यवहार में भी न होना हमें समय सरो छे तुम्हारे अनाउंस करवा अनुध करो साहब समय सरो એનાઉન્સમેન્ટ જે હોય તે કરી દો દાદી એક મિનિટ દિલીપભાઈ આથી દર્શન કરવા માટે દાદાજી સચિદાનંદ હોય પછીનો કાર્યક્રમ આ છે વડોદરાની રેગ્યુલર પ્રાંતવિધિ આવતીકાલે સવારના સાડા છ થી મોતીભાઈ પટેલ નવવાણુ ધનંજય સોસાયટી અકોટા સ્ટેડિયમ પાસે તલવાર પાસે અકોટા ખાતે રહેશે મહાત્મા તરુણભાઈના વહેવાય છે રવિવારનો રેગ્યુલર સત્સંગ સાંજના છ થી આઠ બાબુકાના હોલમાં રહેશે નવમી તારીખે સુરત સિમંદર સ્વામી ભગવાનની જન્મકલ્યાણ મહોત્સવ નિમિત્તે વડોદરા ખાતેથી બસનું આયોજન કર્યું છે જે કોઈ મહાત્માઓની ઇચ્છા હોય તે પોતાના નામ મહાત્મા તરુણભાઈ પટેલ કારેલીબાગ એમને લખાવી લે સો રૂપિયાનો ચાર્જ રાખવામાં આવ્યો છે એટલે પૈસા આપીને પોતાના નામ તરૂણભાઈને લખાવી દેજો अगरमी तारीख रविवार अंबू भाई वे भाई भरत भाई पटेल एमन नेटिव प्लेस कड़ा गाम महसाणा त्या आखा दिवस न सरना साढ़ नौ सां छा पुत्रों सानिध्य में शिबिर नु आयोजन करफीन आमंत्रण छह जय सच्चिदान महात्मा, उने खास महात्मा ने खास विनती महात्मा मूकस जयपुर सत्संग गोटवनी थाय दर्शन करने अव तो पोता बूट चप्पल खास सत्थानक सा न काता ए जहां स्टेण्ड त्याज काढ़ी जवाबदारी थी आटलू सुंदर पवित्र स्थल राखवा दरक ने एक खास विनंती बूट चप्पल बूट चप्पल स्टेण्डे ત્યાં જ કાઢવા અને પછી જ દર્શન કરવા આવો અને પોતાના વેહિકલ પણ જ્યાં પાર્કિંગ ઝોન બનાવ્યો છે ત્યાં જ પાર્ક કરે જય સચિદાન જય સચિદાનસિંહ જય જય કાર કા